થોડી ને વાત થાય મારી જોડે થોડા પાછળ જાઓ થોડા કર્યા પછી ગયા બાર બધું આવી જાય આગળ અને આ પાછળ પર બે જાવ નહી તો હજ ચાલશે ચાલશે બહુ હંકડી ગયા તો બોલો વાતો કરો ગુસ્સા વાત કરો કાઢો કે શાસ્ત્રો નું જે સી કાઢો ડોક્ટર બેસી રહ્યા છે કઈ હોય તો રમેશ તમે શું કહો છો દાદા ઓલી કાલની વાત જરા થોડોક વિસ્તારમાં બતાવશું બોલવું એ સિંગલ ગુનો ન બોલવું એ એ તો બહુ થઈ ગયું હવે થોડું થોડું થોડુંક સમજાતું નથી તમને સમજે તમે કહો વાત બધું અહીં એક બે બોલવાનું આપો અને ચા એક રાખો જેથી તમને સમજાવ્યું તો કહો તમે ચલો એસેમ કેશે ચાલો સમજાવો આપ છ પછી મેસેજ આપ છ હાજર પછી ક્યાં બીજા કોઈ સમજાય છે એવું થતું હશે આપડા બધાની દુનિયા આ બધાની છે તરી બેન સમજાવી જજો હા તો આટલી મોટી સ્કૂલ ચલાવો છો તો તરીબેન તમે આપનો જ સત્સંગ છે કે વાણી પર ને પરાધીન છે અને હું બોલ્યો કરીને બોલ્યા એ સિંગલ ગુનો થઈ ગયો એવું કંઈક સમજાય છે તેના કુદરતી ભાષાનો ગુનો છે કુદરતી ભાષાનો કુદરતી ભાષાનો ગુનો છે આ બાજુ આ બધા આ જગ્યા બહુ છે આજે તો જગ્યા જોઈ એટલી જ બધી જગ્યા જોઈ એટલી છે જેને બેસ્ટ હા હા હા એ તો અરે આ તો મોટા સાહેબ આરે મેં તમને બે દડા પેલા જ યાદ કર્યા હતા પણ ત્યાં સાથી યાદ આવ્યા મને ખબર નહીં પણ તમે યાદ આવ્યા હતા મને મને યાદ આવ્યા તા બે દઉં થયું હશે દાદાજી નહી માને ધર્મપત્ની હું વાઇફ બાઈક ક્યાં ચાલે છે જોખ થઈ ગયા અયત બે ખુરકી પર જોઈએ ખુલ્સી તો આ રીતે જીતનભાઈ બાલી બાલી જીતનભાઈ સંભળાય છે ઓકે હમણાં તો સત્સંગ સાંભળો અચ્છા આવે છે આવે છે સંભાઈ ગયા પાછો શું વાત કરવી છે સરખું દેખાય છે અરે બરાબર લાગી અહીંયા નથી દેખાય છે ના કઈ નઈ દસો ને તારી જગ્યા આમ ન લઈ દીધી પણ તારી જગ્યા રાખી છે આ તો અત્યારે મારી ભૂલ થઈ મને એમ કે આ લોકો જે બોલાયા છે ને કે બે એ લોકો આગમાં ના હશે આવું જો આ વાણીનું આવું થાય છે ગુનાનું અમે વાત કરી તમે દાદાજી નું ક્લિયર દેખાય છે બધા ગમી નથી ગુરુવારે જવાનું પાછું ગુરુવારે ગુરુવારે પાછા ગુરુવારે પાછું જવાનું તમે વચન આપ્યું છે ઘરે આવીને ચા પીવાનું ખબર છે ને એટલે શું કહ્યું તમે વચન આપ્યું છે ઘરે આવીને ચા પીવાનું જરૂર જરૂર આ વખત આવી જશે એટલે થોડા દિવસથી આપણે તાર યાદ કરે અને એમને તમને ફોન લખી ફોન નંબર ખાલી નામ બે લખી નદ કરવાનું આદર શું વાત કરો તો સો તો આવી શકો છો તો આવી શકો આ તો શિકાગો બસ કરો કરો તો પ્રયત્ન કરો ત્યાંથી આપે છે ને આપી દેસ ભાવો ને તમારે તો સ્કૂલ છે તમને તો પેલા મળી જાય બિલકુલ જરાય ભણતો આટલી બધી સ્કૂલ ચલાવનાર ડાયરેક્ટર એના તો એમને પાછું આવવું જ પડે ને છૂટકો છે હેલો બોલો પ્રકાશભાઈ તો માદા છે એટલે નથી લેવા એવું કહ્યું પ્રકાશભાઈ નથી આવવાનું પ્રકાશભાઈ પોતે નથી કલ્પુભાઈ અચ્છા અચ્છા પણ નીકળી ગયા છે એ પણ નીકળી ગયા છે એટલે બધા લઈને મળ્યા હતા એટલે દાદાજી જીવનમાં દાદાજી થોડું દૂર આપણે આ તો જ્ઞાન આપણને મળ્યું એટલે દાદાજી અદરવાઇઝ આપણે જીવનમાં દાદાજી ખરેખરો શુદ્ધ પ્રેમ તો દાદાજી કંઈ આપ્યા કશું બોલ્યા વગર કહેવાય જાય બરાબર કશું આપ્યા કશું આપવું ના પડે પણ અપાઈ જાય બરાબર છે એ શુદ્ધ પ્રેમ તો દાદાજી એજ કે કશું કર્યા વગર થઈ જાય એમ એટલે આશય એવો ખાસ ના હોય બહુ શરીર છે એનો આશય તો રહેવાનો હા પણ આશય કેવો હોય કે ઘાટવાળો જેવું કશું હોય નહીં ઘાટવાળ વાળો આશય ના હોય શુદ્ધ સરળતા હોય સરળતા સીધી વાતો હા તો દાદાજી આપણે અત્યારના વ્યવહારમાં જે છીએ આ તો તમે દાદાજી જ્ઞાન આપ્યું એટલે મિનલના ભાગમાં ના રહીએ એટલે ડખોડખલ મિનલના ભાગની મારા ભાગમાં રહેતી નથી હું મીનલને જોઉં એટલે હસે બેટા ચાલ તું નીકળી છે એમ આપણે મિનલને કહીએ કે તને સાટા પડશે અથવા તો તું થોડો આમાં ધીરજ ધર કે જે રીતે ઇન્ટરનલ આપણો ડાયલોગ પેરેલ ચાલતો હોય પણ દાદાજી આ જગતમાં કેવું છે કે આપણો ભાવ શુદ્ધ હોય ઘાટ વગરનો હોય છતાં દાદાજી ભાગમાં એને ખાધા જ કરવાના દાદાજી શું કોઈ ગોદા ગોધા ગોધા એટલે ઠોસા ઠોસા હિસાબ છે બધો હિસાબ છે એ હિસાબ છે આપણું બાર સ્પંદનો જેટલા ગયા હતા એ સ્પંદનું રિએક્શન છે બીજું કશું નથી પણ રિએક્શન તો લાઈવ લાઈવલી જ આવે ને બીજી ને એટલે આપણને એમ લાગે છે કે કોઈ તરફથી આ વિદ થઈ આપણા પરંતુ આ તો દ્રષ્ટિ વાત છે હા અને સંસારમાં અને બધા સાથે રહેવાનું એ તો દરેકે પોતપોતાની રીતે હોય જ ને એટલે સામાન્ય ભાવે આ વિષયમાં આપણે સમજવું હોય આપણને કોણ છે દર્શન કરવા જેવું અત્યારે જાઓ જાઓ દર્શન કરવાથી એવું એકદમ રોકાણ નહીં હોય એ તો દર્શનજીની પાસે જાય તમને ખબર નથી નહીં ના પણ એ તો બધા જાય છે એ તો ભાવ છે એ સામાન્ય વાણીની બાબતમાં દરેક જે વાણી બોલે છે તે જોજો અરે હરે એટલે બરોબર કોઈ હાથ પકડે એમાં દ્રષ્ટિ જેની પાસે છીએ તો એની રીતે એની વાણી હોય એમાં ભૂલ થાય તો ખબર હડે પણ આપણે સુધારી પણ લઈએ પણ બહારથી જે વાણી આવતી હોય એમાંય દ્રષ્ટિ છે એટલે આપણે એનો આશય ને એનો ખબર પડી જાય આપણને એટલું પડે શું એટલે આપણે પછી એને ના જોઈએ એટલું બને આપણને ખબર તો પડે કે ગોદો આવ્યો કે આ કે આવું ફલાણું આવ્યું બધું ખબર તો પડવાની જ છે એમાં આપણે જેવી રીતે સ્પંદન સ્વરૂપે હતા તે આજે નથી રહ્યા એટલે આજે આ શરીરથી છીએ એમાં એ શરીરને ગોદા વાગ્યા છે એટલે એ શરીરમાં આપણે જે ભાગ હતો એ ખાલી થઈ રહેલો ભાગ છે એ ગોદો એને પહોંચે છે ગોદો એને પહોંચે છે બરાબર એટલે આપણને અસર પડે છે એની આટલું જ થાય બીજું કશું નથી થતું પણ એ અસર પડે જાણીએ કે અસર થાય છે એ તો મીના હિસાબની છે મિનલની બરાબર થાય ઓકે એટલું આપણે અંદરથી એ પેલું જે રીતે વાણીથી વ્યવહાર કર્યો ને આટલો વધારાનો વ્યવહાર કરી લેવાનો આપણે મિંદરબેન જો કેવો આવો આવે છે ને અને પછી આપણને સમજાય કે આપણા કેવા કેવા વાઇબ્રેશનો આંદોલનો બધું કેવો પડઘા ગયા હશે જેનો પડઘા આપણી પાસે આવે પાછા રાઈટ સમજાયું રાઇટ આપણા બોલ કેવા ફેંકાયા હશે રાઇટ આ બધું ફેંકેલા બોલોથી આવ્યું છે એમ તો આવ્યું એટલે શબ્દ ને સંસ્થાનું મૂળ કારણ થયું ને શબ્દ અને શબ્દ પેલો નહીં આમથી આવો અખિલ બાજુ આ જાઓ મતન ફરીને એકજ કોઈ મોટા વડીલ હોય ને ત્યારે કોઈ ઉઠીને એટલું કામ તો કરવું જોઈએ તમારે બધા એટલું કરવું જોઈએ ઓકે મગર કઈ કરવાનું ઉત્તમ છે પકડી લેવું જોઈએ આજે બેનોમાં બહેનોએ પકડી લેવી જોઈએ ઉંમરવાળાને હેલ્પ કરવા માટે આવું છે એટલે આપણે જે ડીલિંગ કરીએ છીએ અંતરથી આપણા દેહ સાથે એ ડીલીંગમાં અસર પહોંચતાની સાથે જેવું થાય તે અસર પચી છે તે આપણું પ્રોજેકશન થયેલું તેનું અસર આવી પ્રોજેકશન થયેલું એનું અસર આગળ થઈ ગયેલું આગળ થઈ ગયેલું એની અસર આવી છે રાઈટ આવે હવે પ્રોજેકશન બધા મનમાં હોય બધા એ આગળ ના હોય વાણી ના હોય એ આગળ હોય અને મોટે ભાગે આ ભાવ ના હોય ચાલો રાઈટ આવે અને કાયા ના તો આ જ ભાવ હોય આ બહુના જુ લગભગ બધા લગભગ દાદાજી મનના હોય એ પછી કાયા ના રિઝલ્ટન્ટ સ્વરૂપે કાયા ને અસર કરે ને હા એ તો ખરું પરંતુ સંલગ્ન છે ને બધું સંલગ્ન છે ને એટલે અટેચ છે આખું માળખું જેવું છે ને બધું એ માળખું એવું બધું મન વાણીને કાયાનું ઓદગલિત પૂદગલ એટલે કે મોલિક્યુલર જે સ્ટ્રકચર છે આખું શરીરનું એ તો સમગ્ર છે જ આજે આપણને કર્મના પ્રકારોને કારણે આપણને એવું લાગતું નથી કે આ સમગ્ર પણ આખું છે એટલે આપણને આ જુદા જુદા બધા અંદર લાગ્યા કરે છે કુ છે ત્યાં કરવું એટલે કાયા ને અસર થાય તો એ આજ સમજવાનું હોય એ તો સમજવા પણ એ બધું સમજવું સહેલું નથી ધીમે ધીમે આવે એકદમ ના આવે જરૂર ના આવે એ એના માટે માઇન્ડ એવું તૈયાર હોય બધું બધું જરૂર છે અને તમારું માઇન્ડ તો બહુ સ્ટ્રોંગ છે એટલે ક્યાં વાંધો આવે છે માઇન્ડ બહુ સ્ટ્રોંગ છે માઇન્ડ છે કે નહીં એકદમ ખબર પડતી દાદાજી સ્ટ્રોંગ ની ક્યાં વાત કરો છો તમને શું લાગે છે અમિનલ સ્ટ્રોંગ છે જો એમને કાચાય એવું સ્ટ્રોંગ છે રસિક કાકા હમણાં સત્સંગ નીકળો ને કે ધીમે ધીમે ગુફાઓમાં જવાનું એના ઉપર જરા વધારે વાત કરો એવી ગુફાઓ એટલે શું કે એ વાતો છે એટલે વાણીને અમને ના કહ્યું કે બોલાતી વાણી એ બહાર બધા વ્યવહારમાં હોય અને અંદર ચાલતી વાણી એ આપણા અંદરથી આપણા માટે પોતાના શરીર જોડા વ્યવહારની હોય બે જાતની વાણી સરી જાતના વ્યવહારની વાણીને અંદરની વાણી કહેવાય છે બહાર જે બુદ્ધિ કોઈ બુદ્ધિશાળી હોય ખબર પડે એને કે અમને અંદર કંઈક ચાલી રહ્યું છે એને ખબર પડે પણ શું છે એ ખબર ના આપણે કશી કે તો જેને ચાલે એને જ હોય બધી સમજાય છે એટલે બહારની બધી વ્યવહારની વાણી પછી અંદરની વાણી છે બધી ત્યાંથી બધું ગુફાના પરિધામોને બધું ચાલુ થાય ત્યાંથી શરૂઆત થાય છે બધી એના ઘણા ડિલિંગ બધા ચાલુ થાય અને ત્યાંથી પછી અંતસ્કરણ પર જવાનું આપણે અંતસ્કરણ પર જઈએ ત્યારે ગુફાઓમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચાર મોટી ગુફાઓ બહુ મોટી અને પછી એમાં બ્રાન્ચિસ પછી ગુફાઓની ગુફામાં ગુફા છે ગુફા ને એવી બધી હોય જાત જાતથી પુસ્તાબેન ખોરું ગુફા બહુ છે કઈ ગયું સર આ સાબરવાનું કઈ કયું નથી આપડા અરુણભાઈ ક્યાં છે હે તમે સાબરવાન નથી લે આપ્યું દાદાજી ત્યાં પરીક્ષ સાહેબ ત્યાં તૈયાર છે પરીક્ષ સાહેબ સુરતમાં લેક્ચરો ત્યાં છે આપનું આ અહીંયાથી દાંડી દેખાય છે ને આ અહીંયા આપને જોઈ શકે છે ત્યાં ઓ આપને જોઈ શકીએ છીએ વેબકેન છે આ તો એટલે જરા ત્યાંનો કેમેરો પણ આપને જોઈ શકીએ છીએ આપનું જોઈ શકે એ તો આ થાય એટલે હું ત્યાં દેખવું છું અને એમનું અહીંયા એમને દેખાય છે કે આ ચાલી રહ્યું છે આ શું ઇન્ટરનેટ પણ હવે મને ખરાબ છે બુજાવ દઈશું આપણા ઈડી ડોક્ટર શૈલેષ મહેતા ગયા છે दादाजी अनेजमेंट ऑफ सेल्फ नीद्यूतर परिपोर योजना शुभेच्छाओं आशीर्वाद का विनतीमेश आनंद जी सम्राई જય સચ્ચિદાનંદ પરીક્ષ સાહેબ આજે સેન્ટર તરફથી આ સુંદર શિબિર એનું આયોજન થયું છે ડોક્ટરો બધા ડોક્ટર સાહેબો આપણા ફિઝિયોથેરાપિસ્ટના કન્સલ્ટન્ટ એ બધા આવ્યા છે એ બહુ આનંદની વાત છે અને अत्य तीज सेशन चाली रही है छनेजमेंट ऑफ द सेल्फ एना पर वार्तालाप्त सत्संग बहु सुंदर विषय है आ तो आजनाज्ञान युगना जीवन में દરેકે પોતે પોતાની જાતની સંભાળ કેવી રીતે લેવી અને જાતનું જીવન રોજિંદુ જીવન એના સમયની સદુપયોગીતા કેવી રીતે સુંદર થાય એના માટે આ મેનેજમેન્ટ ઓફ સેલ્ફ બહુ સારો વિષય લીધો છે તમે એ મેનેજમેન્ટ ઓફ સેલ્ફમાં મુખ્યપણે बहु महत्व मैनेजमेंट है जीवन टाइम संबंधीन है रोजिंदा जीवन में रोज दिवस दरमियान जगृत काल दरम्यान जो समय अपो जाए ब समयन आखमन मेनेजमेंट ए बेजिकली सैल्फ मैनेजमेंट एम जाए मूल मूल रीते शरीर है એટલે શરીરને લીધે આપણે શરીરને જે જે કાંઈ જરૂરિયાત હોય એના માટે આખા દિવસમાં રહેતા હોઈએ રાત્ર રાતનો આરામ મળતો હોય એ બધામાં કેવી રીતે રહીએ છીએ એમાં આજે બધા ઘણા સાધનો છે આપણી પાસે શરીરના મેનેજમેન્ટના સ્પીરિચ્યુઆલિટીમાં તો મેડિટેશન યોગ ધ્યાન आ बद साधन मुख्यत्म एटे बॉडी संचालित बार झी आप प्रयत्न कर बर बराबर मेनेज करने करता, -करता अपन अंतर में प्रवेश करके थोड़ा अंतरमुखी थी शक तारीख मैनेजमेंट थी सके सेल्थन ए बहु सुंदर विषय है अमरा आशीर्वाद है आम खूब खूब खुँ प्रगति थाय सेमिना है आवी शिबीरो बीजा विचारों आपले थी आप ले थाय बधाने विकासन बहु सुंदर आप कारणों मिले एना खूब आशीर्वाद है जय सच्चिदा आनंद चलो बंद कर चलो आप सत्संग चालू करो આ તો કઈ આવ્યા જ નહીં કોઈ આજે જેમને બોલાયા છે તો એમને માટે જગ્યા રાખી આ બાજુ છે આવું છે એટલે હંમેશા ભાવ તો હતો એમનો દીકરી જવાનો છે ઓસ્ટ્રેલિયા જવા માટે આપણા મહાત્મા ત્યાં એમની દીકરીનું લગ્ન થયું છે આમના પ્રકાશભાઈ દીકરી એના ઓસ્ટ્રેલિયા જવાનું છે એ વડોદરા આવી રહ્યા છીએ નથી આવ્યા નહી કઈ નહીં આવી છે આપણી પાસે તો તમે શું પૂછતા હતા મારા માટે મુકુલ માટે મારા બિયર માટે અમે જે મુકુલ પૈસા લઈને આવ્યા ઉપર તેમણે સાંભળ્યું રૂપિયા હવે ચૌદ રૂપિયા લઈને આવ્યા તકે સાત રૂપિયા નથી આપવાના ચૌદ રૂપિયા આપવાના તો મેં મારા દિયરને કીધું સાત રૂપિયા હતા ને આ ચૌદ રૂપિયા હતા પછી અમે નારિય ઉપર એમ ચાલો નારિય વારાને પૂછ્યું હતું કરેક્શન ત્યાં જતો હવે એમને જો સંભળાય છે ઓછું દાલા પણ એક્સેપ્ટ નથી કરતા એ વાત સાચી પણ પેલા સર્વિસ ઉપર આપવા જરા કેટલા પૈસા થયા સાત રૂપિયા મેં મોકલ્યો હું તો જીતી જો સાત રૂપિયા છે એટલે કે પછી મેં જો આ સાંભળ્યો છું ને એટલે ચૌદ રૂપિયા જાણ્યા મેં પછી મારા બીજા ઢીયર આયા બીજા ભીયર આયા પીયા દર કેટલી મારે બહુ મોટો પ્રોબ્લેમ થયો મારી વાઇફને મૂકવા દો ને ટિકિટ કેન્સલ થઈ ગઈ એરપોર્ટ પર ગયા ને એ દિવસની ટિકિટ હતી આગલા દિવસની ટિકિટ હતી અને દાદા એ મારા બીય ને અમારા આખા કુટુંબમાં હોશિયારમાં હોશિયાર માણતા મિત્ર ધીરુભાઈ તમે તો બહુ હોશિયાર હતા રાહોલ ઓચો કેમ વાગી ગયો તે જ પડી ગઈ છે ભભી એટલે હજી ફાઇનલી પેલા પ્લેન ખાલી હતું એટલે જવા દીધું તો સવા ત્રણસો ડોલર એને ચાર્જ લાગ્યો પછી સવાલ તરસો દોરા એને આપ્યા ભાઈ તમે બધા બહુ વર્ કેવું અક્ષર રાખે સ્મૂધનેસ ક્યારે આવે લાઇફમાં સ્મૂથનેસ ક્યારે આવે આ સમજણ તો બધી હોય આપણી અંદર તો એક્સેપ્ટ નથી થતી કોઈ પણ ભૂલ હોય તારે નથી થતી નાની સંસાર એને જ કે રાખો સંસાર ત્યાંથી જ ઉભો થાય છે ને પણ વાત તો બોલો મારા જીવનનો અનુભવ કઉ છું આ પટ્ટો ઉતારવાની વાત કરી કે હસબન્ડે એક્સેપ્ટ ના કર્યું બરાબર છે હવે એક્ઝેક્ટ એવું છે કે મૂકલશે એટલે એવું છે તમે મંદરભાઈ જાણે નહી સોના જાણે છે તમે જાણો કે આ જો છે બધાનો અનુભવ વાતો સોનાને તમારો અનુભવ કેવો છે ખરું કે નહીં એવું એ તો ખેર પડે હું એટલી સક્ષણ માં જઈશ એટલે મારે કે તારે જવું તો જાફ મારી સવાર નો પટ્ટો હતો ને તે પપ્પો સુધી ચાલુ અને દાદા પછી મારે કે તારે જવું તો જાય પછી મેં કીધું વડોદરા સુધી તો બસ જવાય પછી ત્યાંથી કેલનપુર આવું અને બધું જ તમે ફ્રી આવે એ થોડા અંદર બોજામાં શું ખબર પડે તો હોય શકે છે પછી દાદા મેં મીનલ ફોન કર્યો અંદર ની સ્થિતિ હોય મીનાલ નામ ફોન કર્યો મીનલ ને પૂછ્યું તારે સક્ષણ આવું છે કે ડ્રાઈવર તરીકે ગાડી ચલાવે એટલે વાંધો ના આવે મીનાને મને આમેથી પૂછ્યું તારે સત્તામાં એનો એને આવું છે જો ભાઈ મારે મળી ગયો મુકુલભાઈ જો મારે મળી જાય સત્સંગી મળી જાય ત્યાં બેઠા જો તકલીફ પડે દાદાજી મને છે ને પુરૂષ નામનો જે રિલેટીવ વ્યૂ પોઈન્ટ થી જે પુરુષ હોય એ બધા પુરુષો મારા જીવનમાં જેટલા આવ્યા છે ને બધાથી મને પ્રોબ્લેમ છે અને બધાથી મને ના સાંભળો ના ના દાદા તો ભગવાન છે યાર અરે એવું ના ખરા એવું ના ખરા બે તો ખરો ના પણ દાદાજી અમે જેવા છીએપ્ટ કરી અને અમને પ્રેમથી રિપેર કર્યા ક્યારે રીપેર કર્યા અમને સમજણ ના પડી તોય રિપેર થઈ ગયા દાદાજી અત્યારે હું કૃષ્ણ ભગવાન અને એમનો અવતારી સ્વરૂપ મનુષ્ય દેહ સ્વરૂપે હતું એ હું જોઈ રહ્યો છું મુનશી મુન્શીજી મુન્શીજી મુનશીજી મુન્શીજીએ લખ્યું છે કૃષ્ણ અવતાર કૃષ્ણ અવતાર એમાં એ તો હવે પ્રખર હતા એટલે એમને નિરૂપણ બહુ સારું કર્યું છે અને બધા જ શાસ્ત્રો જોઈ શાસ્ત્રોમાંથી એમને ચમત્કારના મોના અંશો નથી લીધા માનવ દેશ સંબંધે કરીને માનવ દેશ સંબંધે જે છે એવી રીતે જ લીધું બધું આખું જેવી રીતે અત્યારે હોય ને આજના સમાજમાં હોય ને એવી રીતે આપણે હોય ફક્ત એ જીવન બધું મનુષ્યોનું માનવવાનું પાંચ હજાર વર્ષ આગળનું એટલું ફેરખરું એટલે ભૌગોલિક સ્થિતિ પણ એટલી બધી ફેરફારવાળી હોય બધું જ ફેરફારવાળું હોય એટલું ખરું એટલે અત્યારે એટલો ખ્યાલ આવે તમને એટલે દાદાએ કહ્યું કે તમે બધા એવા પૂંછારીશો આજે આવું જ્ઞાન પ્રાપ્ત કરીને કે સત્યુ કોઈ એવા પૂંછાઈ ના એવો વખત છે અત્યારે અને આ વખત હજાર બે વર્ષ ચાલવાનો છે અત્યારે તાજો તાજો તો જે બધાને પ્રાપ્ત છે એને આનો લાભ લે છે બધાને તો બહુ સુંદર લાભ છે પણ પછી ધીમે ધીમે ઉતરવાનો છે તો ઉતરશે એટલે બાકીના દસ બાર વર્ષ બધું ઉતરતો જ કાર જશે ચાલશે ખરું પણ નીચે જતું જશે અને પૂરા થશે એટલે બધું અસ્થાયી જશે એટલે વીર શાસન જે છે એકવીસ હજાર વર્ષનું એ શાસનનો અંત આવે કોઈ પણ મહારાજ મહારાજા હોય એ મહારાજાનો અંત આવે ને ત્યારે એ રાજનું શું થાય સમજાયું નહીં એવું છે આ રાઇટ દાદાજી શાસન એને કહેવાય છે ધર્મનું શાસન ધર્માનુ શાસન ધર્માનુ શાસન એટલે શું કે મનુષ્યને માનવ છે અને માનવ તરીકે જીવન જાય છે બધાનું એમાં ધર્મયુક્ત ધર્મથી કેવી રીતે જીવન જાય એ એકબીજાના રસપરસના વ્યવહારમાં આ શાસન બીજું કશું જ નહીં શું અને એમાં જ્યારે આવું શાસન હોય ત્યારે સંજોગો એવા હોય પણ સંજોગો એક સરખા કંઈ કન્ટિન્યુઅસ સરખા ના હોય આ કળયુગ છે એટલે એમાં ચડ ઉતળ વાળું તો થવાનું જ એટલે વચમાં પાછી ગેપો આવે બધું જ આવે સારા કારણો આવે એ ચાલ્યા કરે બધું પણ બાય અંદાજ શાસનના સમયમાં આ ધર્મ અને ધર્મની પ્રભાવના રહ્યા કરે બધી એટલું તો બને શું એટલું છે એટલે શાસન એ એક સર્વજ્ઞ ભગવંત હોય આપણે તીર્થંકર કહીએ તો જૈનની ભાષામાં સમજીએ એટલે સર્વજ્ઞ કહીએ એટલે બધા સમજી શકે અને બીજા સર્વજ્ઞ હોય એની વચ્ચેનું આગળના સર્વજ્ઞનું એ શાસન કહેવાય બીજા થાય ત્યાં સુધીનું અને બીજા થાય ત્યારે એમનું ચાલુ થાય ત્યાં સુધી પેલું રહ્યા કરે સમજાયું એટલે આવી રીતે છે આ બધું માહેર ભગવાનને એમનું શાસન પ્રસ્થાપન થયું નતું ત્યાં સુધી પાર્શ્વનાથ ભગવાનનું શાસન ચાલતું હતું હા અને એમના પિતાજી માતાજી બધું આખું બધો પરિવાર એમના બી અનુનાગીઓ બધા જ આળસ બધા ઘણા બધા થયું હતું એટલે આવું વસ્તુ બધા કર્યા તો ચક્ર છે બધું એટલે ઓવરલેપિંગ ચાલ્યા કરે છે આ બધું એટલે સેલ્ફ મેનેજમેન્ટની વાત કરીને આ કાળ ટાઈમ એ જીવનનું સત્વ છે સમય કાળ કાળ એ જીવનનું સત્વ છે એ કાળ સચવાઈ ગયું એટલે વધુ કામ થઈ ગયું ખરું નહીં નથી એનું નામ શું શ્રેય નહી લેતા બેન તો તમે વાત કરતા રહેજો અમદાવાદ મળ્યા બધા નોનિતભાઈ મળ્યા જયંતીભાઈ નોનિતભાઈ શું સારું કહેવાય સારું કહેવાય એમાંથી ગોઠવણી કશી નથી આ બન્યું બન્યું સાથે જ ની વાત હતી આવું મને પછી પહેલો એમનો આવો નીકળ્યો હતો પછી કેટલા આવું છે કે ઠીક છે પછી તમારું કેવું જબરજસ્ત છે આપણે આપણે સાથે બધા રહેતા હોઈએ છીએ ને સર હવે કોઈને કોઈનું કંઈ કામ પડે ને આપણે કંઈ કહું અહીંયા આમ છે ને હવે ત્યાં આગળ કોઈનું કામ થતું હોય સીધી કે ભાઈ હજાર અને મંજેરા થઈ એવું કહેવાનું હોય એટલે જ્યાં આર્કિટેક્ટ છે આર્કીક્ટ આપણા હેમંતની દીકરી કેલિફોર્નિયા પહેલા હતા ને રમતભાઈના છોકરા પેલો શું નામ આપણું ને એના છોકરાનું નામ આપણું શું હેમંત હેમંત મંતની દીકરી એને અત્યાર જોબ નથી જોબ હતો છૂટી ગયો છે રસીપ યાદ આવી ગયા હતા એનો ફોન તો વાત કરો કે તમે કદાચ કોઈ ઓળખતા હોય કોઈને અને એવું આર્કીટેક્ટ હોય કે કોઈનું હોય એમાં મળી જાય કોઈ વાઇટ હોય કોઈનું ઓફિસ હોય તો પછી એને એપ્લાય કરે થાય એ રીતે હતું એટલે એટલે ઘાટ તો ખરો ને એટલો કૃષ્ણ ભગવાને આ જ કર્યું હતું કૃષ્ણ ભગવાને આ જ કર્યું હતું એમના આખા જીવનમાં એ સામે કશું કરવા જતા નહોતા પણ પરિસ્થિતિ આવી પડે સંજોગો આવે તો જુએ કા સંજોગો હવે એમને લાગે કરે આ સંજોગ ક્યાંથી આવ્યો પણ આવ્યો અને લાગ્યું કે આમાં સંજોગમાં આપણે આપણું છે જ આમાં જવું જ નથી આમ ગયા વગર એમને ટારવા પ્રયત્ન કરે છતાં જ નથી કે પછી ચાલો તારે જવું તો પછી પૂર્યા પૂરા પડે કઈ નહીં હવે બધું બધા બે પક્ષ બધાને ન્યાય થવો જોઈએ એટલે ન્યાયના પક્ષના હોય કાયા શું કહ્યું કાયમ ના ન્યાય એટલે આપણે આ લૌકિક ભાષામાં આપણે વ્યવહારની ભાષામાં સમજીએ છીએ મને કુદરતી ભાષામાં સમજવાનું છે વાદી અને પ્રતિવાદી બેહને આપણે માન્ય થાય એવું થાય તો વાદી ને પ્રતિવાદી ખરું કે નહીં કે કુદરતનો ન્યાય કહેવાય કુદરતનો ન્યાય પરંતુ મનુષ્યના નાયમાં એવું ના હોય મનુષ્યમાં તો પક્ષા પક્ષી હોય શકે જ નહીં ને એટલે પક્ષા પક્ષીમાં કેમ કરીને એનો તોડ આવે કે જ્યાં આગળ ધર્મ જ પ્રસ્થાપિત થાય ધર્મ એટલે શું તે નીતિમત્તા આ સિન્સિયારિટી એન્ડ મોરાલિટી દાદાએ કહ્યું ને કે આખા જીવનનો પાયો જ સંસારનો અને જે આપણે મુક્તિ તરફ લઈ જનારો તો કે સિન્સિયારીટી એન્ડ મોરાલીટી આ બે એક્સપાયર છે એનો બેઝિક મોરાલિટી આપણે શું સમજીએ છીએ કે શરીર ખરી શરીરનો ભાગ તો ખરો જ પણ એમાં એ ખરી રીતે નિષ્ઠા ઉપર જાય છે શું કહ્યું નિષ્ઠા નિષ્ઠા એટલે નૈષ્ઠિક નીતિમત્તા જ્યાં આગળ સિન્સીયરિટી મોરાલિટી બંને આવી જાય શું કહ્યું નીતિમત્તા નીતિમત્તાના ધોરણ પર આપણું અંતરનું બધું જીવન ચાલી જતું હોય નૈચ્છિકપણે હા નિષ્ઠા પણ કોઈ પણ આ લીધું નિષ્ઠા ચાલો નિષ્ઠા પછી પછી એનું પ્રમાણ તો બધા આજુબાજુ બધા જોવા પડે હા પછી બહુ કારણ કે આ તો બહુ દરિયો બહુ મોટો છે બધી જાતના ફોર્સિસ હોય કામ કરતા દરિયામાં વમળો કેટલા કેટલા કામ કરે જાત જાતના એટલે તો રહેવા જ કરવાનું છે એમાં કામ કરવાનું ક્યારે હમણાં પપ્પા એવું કેવી હતી સત્તર સાડી ગયા દાદાજી પપ્પા અમદાવાદ પછી અમદાવાદ પેલું ફંક્શન છે ને મારું આવજ એટલે કહેતું કે આ પપ્પા શું ફંક્શન છે જેમને મને આટા થઈ લાગતું હતું છે ને ઉપાડ પછી અમારા એવું કહેવાય છે કે પણ પપ્પા રાખો કરી ન એ તો સત્સંગ જોડે શાંતિથી જવાનું એક ગાડીમાં જવું હોય મેઘુ પપ્પા મહેરબાની કરો હું તો અડીમાં જઈશ કે મારી ગેટમાં જઈશ મને તો જે સત્સંગ મળવાનો છે ને જ મળવાનો મને કોઈ ફેર નથી પડવાનો એટલે આ આ આપણે રેવા દો આપણે આ લપ કરીને પાછા ઘેર ઝઘડતા ઝઘડતા જઈએ પછી પણ શું કે હા હા તું દાદાજી બઉ ક્લોઝ ને એટલે તારામાં જ્ઞાન વધારે મેં કહું પપ્પા આપડે બે કઈ કોઈ વહેલી જા તમે વેલા જશો મેં કહું પપ્પા કોઈ કોમ્પિટિશન નથી દરેક પોતાના સ્થાને જ છે આ તો મેં એટલું એટલે પપ્પા દાદાજી એમાં કેવું છે વ્યવહારના પુરુષો મારા જીવનના બાપ ભાઈ પતિ ભાઈબંધો થી મારી લાખ જેટલા મળ્યા ને એ લોકો એવું માને છે કે સ્ત્રીને તો અમે રાખીએ એટલે પ્રોફેશન વાઇઝ પણ દાદાજી હું જોઉં ઘણી કે હું એને કમાન્ડ કરું એટલે એક તો પેલો જ જાય પછી એને કહું સારું આજે મુદત પાડું છું બે દાડા પછી વિચારીને વાત કરશે પછી એને સમજાય કે આ બેન જે આ બાઈ જે કહેતી હતી બેન કહેતી હતી એ કેમ સાચું પછી પાછો આવે પણ એક વાર તો દાદાજી પુરુષને ધક્કો લાગે છે લાગે છે ને લાગે છે એ જ વાત છે મોટી મને દાદાજી સાચું કહું એક મોઢે વાત કહું અને પુરુષોને બહુ દયા આવે દાદાજી અંદર મને સમજાઈ ગયું છે પુરુષ વિચારો એટલો લાચાર પ્રાણી છે કેવી લાગે મિલનબેન કાલે કાલે અમારા ફાર્મમાં બેઠેલા કાલે મારા ઘરમાં મિલનબેન ના બધું અને જે સત્સંગ એમને કર્યો ના વાતો જ કરી એટલે મિનરબેન પુરૂષોને ધીકારે છે એવું નથી એમના મગજમાં જે સામાજિક પ્રસંગોમાં જે એમને અનુભવ થયા છે અને એમાંથી તમે જે એમને ગાઈડન્સ આપ્યું છે અને એમનું જે એમની ભાષામાં અલવા થઈ ગયા છે બિલકુલ ભાર વગરના થઈ ગયા છે એવું મારું માનવું છે એટલે કેવાનો મતલબ શું છે આપડે વાણીનો વ્યવહાર વાણીનો વ્યવહાર જે નીકળે છે તે આપણે જે અનુભવોથી પસાર થયા હોય ને આ બધા અનુભવોના પ્રમાણથી જ નીકળે અનુભવના પ્રમાણથી વ્યવહારના હે વ્યવહારના અનુભવના પ્રમાણથી અને પ્રમાણમાં જ્યાં જ્યાં માર ખાધો હોય ત્યાં ત્યાં ખાધેલો માળ પાછો હોય એ પ્રમાણ પાછું રહેવું પડે આપણે એ આપ હવે ભૂલ તો થાય ભૂલ હંમેશા ટુ એર ઇઝ હ્યુમન કહીએ છીએ ને આપણે માણસ એટલે ભૂલ માણસ માત્ર ભૂલ પાત્ર ભૂલ તો થયા જ કરવાની એનો અર્થ એવો નહીં કે આપણે ભૂલ કર્યા જ કરીએ એનો મતલબ એવો નથી થતો પરંતુ આ મનુષ્યનું શરીર છે એટલે જ ભૂલ કરે અને ભૂલ કરે છે માટે ટુ ઇઝ ડિવાઇન કહ્યું કયા હાથમાં કહ્યું કે આ ભૂલ છે ભૂલ માત્ર પ્રગતિ કરાવે છે આ બહુ સમજવા જેવું છે એટલે ભૂલો માટે દાદા બહુ સરસ સમજાયું છે ઘણું બધું સુંદર આજે આપણે કેટલા પુનસારી છે જુઓ કયા નિમિત્તે સત્સંગ ગોઠવ્યો આપણે બધા થોડીક સંખ્યામાં સત્સંગ બને છે ક્લોઝલી ક્લોઝ ક્લોઝ વાતો કરતા બધા કેમ પૂછતા નથી તમારું ક્યાં કહ્યું બધું બહુ સારું કર્યું હતું એ તો ઘણું સરસ હતો કે હંમેશા જો સુખી થવું હોય તો વર્તમાનમાં જીવવાનું શીખો તો આપણે સુખી થઈશું ભૂતકાળ જેટલો યાદ કરીશું એટલી વધારે કડવાશ અને ભવિષ્યનું વિચારીશું એટલો લોભ આપણને મળશે બઉ ઊંચા ઊંચી વાત કહેવાય ઊંચા ઊંચી વાત કહેવાય વર્તમાનમાં તો આમ જ્ઞાન ના હોય તો પણ આજે આ સેલ્ફ મેનેજમેન્ટ અને માઇન્ડ ઉપર સ્પીચ ઉપર બધું બહુ ઘણી વાતો થાય છે નથી થતી એવી નહીં અમેરિકામાં નથી હોતું ટપ્પા ચોપડીઓ નીકળ્યા જ કરે રોજ નવી નવી નીકળે તો એમાં સંત વર્તમાનતાની વાત કરે પણ વર્તમાનતા શું છે સમજવું સારું નથી જરૂર નથી શ્વાસ ચાલે વર્તમાનતા કહેવાય શું કહ્યું અને એની જોડે આપણે જીવતા જઈએ એ પ્રમાણે તો વર્ગ માનતા રહે તો ના રહે આ તો કોને રહી શકે બહુ મુશ્કેલ છે ઘણી મુશ્કેલ પાંચ હજાર પહેલા કૃષ્ણ ભગવાનના સમયમાં કૃષ્ણ ભગવાન આ રીતે કુદરતી રીતે અવતાર સ્વરૂપે આવેલા ને એટલે જન્મતા જ હતા તો જન્મથી પણ જન્મ હતો પછી બાળક અવસ્થા એટલે બાળક અવસ્થાથી જશોડા માતાથી મોટા થયા તો પણ બાળક અવસ્થામાં પણ એ બધું આગળનું બધું એમનો ખજાનો લઈ રહ્યા હતા કારણ કે આગર માર ખાધો છે એમને એટલે કે દેહ કરીને હા દેહ કરીને ત્યારે અવતારી પુરુષ થાય છે એમ નથી થતા નહતા સાહેબ એમ નથી થવાતું આ એટલે જન્મથી જ જશોરા માતા એકદમ તો ખબર ના પડે પણ પછી વિચાર કરે ખરે આ બોલતો નથી કશું નહીં વર્તન આવ્યું કરે છે આમ છતાં પણ એનામાં કંઈક બહુ ઊંચી વાત કઈ આટલું બધું આવ્યું કે છે એવું રહ્યા કરે સમજાયું ને એટલે વર્તમાનતા તો બહુ મોટી વસ્તુ છે મારાજી તમે આવ્યા છો ત્યારે આજે વર્તમાનતા બહુ મોટી વસ્તુ છે હવે અહીંયા અગર દાદા ભગવાનનું આપતા સૂત્ર ની ચોપડી છે રસી કાકર જો બને તો એકાદ મોકલી આપો આપો જોડે સાથે લઈ જાય હજુ કાલે છો ને અમદાવાદમાં તો કાલેજ આપો ત્યાંથી સાહેબ ને કઉ સરસ એ ખાસ અપાવજો અને ઇંગ્લિશ આપણે ઘરમાં બધાને છોકરાઓને બધાને કામમાં લાગશે ઇંગ્લિશ આર્ટ અને આર્ટ પેલું અબિન સાહેબ ને બધી જે ઇંગ્લિશ છે ને अपो पैं ऑफिश आप गुजराती चा आप सूत्र दादा नई नमो वितर आ गाय नमो एटे नमस्कार करे विरा गाय एट्ले दिव्य दैवी मनवदेह स्थिति है એને વીતરાગાય કે વીત એટલે રાગ વગર બિલકુલ રાગ ના હોય રાગ ના હોય એટલે દ્વેષ હોય જ નહીં એટલો દિવસ રાગ ના હોય એટલે દ્વેષ હોય જ નહીં અને એની કોરો એવી છે કે દ્વેષ ના હોય તો જ રાગ જે રહ્યો છે હોય તો નીકળી જાય નીકળી જ જાય પણ દ્વેષ जित उम द्वेश ज्ञान बढ़या पी एष्टि प्राप्त थे पीता स्वरूप न ज्ञान प्राप्त थे पीछे ओरखाण पड़ा पी अपने द्वेष्ट संपूर्ण मुक्त हो कलयुग में कलियुग्ता पद पे पेली मुक्ति द्वेशती मुक्ति थी एट कि दुखो थी मुक्ति थे मुक्ति कही प्राथमिक मुक्ति कही हम प्राथमिक मुक्ति थाय नही आत्यंतिक मुक्ति परिणाम आई शही बीजे बीज है बीज हो बद छूटी गया बराबर छे पर એ દ્રષ્ટિવાળાને સ્વરૂપ જ્ઞાન વાળાને જેને દ્રષ્ટિ મળી છે આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે દ્રષ્ટિ સાથે બધા વ્યવહાર માટેનો એના માટે એ દ્વેષ નીકળી ગયો એટલે કેવો કે વીત દ્વેષ થયો હિત દ્વેષ વીત એટલે કમ્પ્લીટલી નીકળી ગયો કમ્પ્લીટલી નીકળી ગયો આ વિતરાક શબ્દ એટલે કમ્પ્લીટલી રાખ જાય તારે વિતરાગ કહેવાય તો વિતરાક ના કહી શકાય એ તો છેલ્લાનું છેલ્લું પદ છે અને मनुष्य शरीर देश साथ आ भारत भूमि में जो जन्म अपन मिलो ये देह साथ स्वरूप ज्ञान सा ने दृष्टि साथ जीवन अपन आयु अच्छा तो एम आपाप्त थी सकेतरागता जीवन एटा बी अंदर हो एट अंदर नीवन शरीर थी बहार जीवन ए स्पष्ट नौका शरीर थी बहार नौ सामिक जीवन ए नौका है एटिक जीवन अपर नु जीवन एम बहुमोटो भेद है अंतरू जीवन अपना हाथ में है कर्मने वाधिकारक कृष्ण भगवान कहू आत्म अधिकार ते, आपनो, आपनो ते अंतरना जीवन में मा। मानव तरीके मनुष्य तरीके भारत में जन्मेलो आते अंतर जीवन थी पोते पोता सुखी के जीव तारी अंतर जीवन कई शुरूआत थी गये एना मुख्य है હવે આપણે આદિવાસી હોય સમજો કે કોઈ પણ હોય અભડ હોય ગમલા હોય બધા હોય એમને બધાને તમે જોજો કે સંજોગોની બહુ ભીડ ઓછી હોય જયારે આપણે જેમ વિકાસથી શહેરમાં જઈએ અને જેમ બધા હોય એમાં સંજોગોની ભીડ વધી જાય એવું લાગે છે તમને સંજોગો સમજાય છે ને એટલે બહારથી બધા પ્રેશરો બહુ હોય એના પેલા લોકોને ઓછા હોય ત્યારે એમને અંદરથી શું જ બોજ કામ કરી જાય શું કામ કરે બધા ગમે તેવો હોય તો પણ આટલો ફેર પડી જાય એટલે નમો વિતરાગાય એના પર છે વીત દ્વેષ થઈએ છીએ અને વીત દ્વેષ થયા પછી વિતરાગતા થવા માટેનો આપણો આપણી યાત્રા ચાલુ થાય છે આજ્ઞાધર્મથી એમના બધા વ્યવહારમાં કેવી વ્યવહાર આપણો આપણો વ્યવહારથી આપણાથી વ્યવહારમાં જીવાય એ રીતે આજ્ઞાથી આપણે વિતરાગતા માટે એ યાત્રા કરવાની એ અંતરની યાત્રા ચાખી એટલે બહારનું જે શરીર તે જ હું એવું માનતીએ એ બધી બહિમુખી યાત્રા એટલે સંસારની એટલે પરિભ્રમણની એટલે જીવ જીવાત્મા કહેવાય અને એ આપણી અંતર્મુખી વૃત્તિ થઈ દ્રષ્ટિ સાથેની તો દ્રષ્ટિ સાથે એ આખું વૃત્તિનું વહન અંતરજીવનથી આવી રીતે વયા કરે બધું એટલે બહાર જીવનથી બધું બીજું ચાલે જ કરે હિસાબ ને સારવાર કોઈ છોડાય નહીં તો જેટલા હિસાબ છે કોઈને કોઈને ના છોડે મોટા પુરુષો ગમે તેવો હોય એટલે એવી રીતે છે એટલે નમો વિતરા ગાય દાદા ભગવાનના અસીમ જે કાળ હોમ હ્રીમ દાદા ભગવાન શ્રણમ ગચ્છા મી પહેલું આપતું સૂત્ર છે એક બે ત્રણ ચાર लख <laughs> एक हजार बसंत चौधरी <laughs> ज्ञाने पुरुष देमा है आटल टूकू सूत्र ज्ञाने पुरुष दे साथ आत्मा थे समझ देह साथ आत्मा थवे अनुभव प्रमाणी देह साथ देनू हवा पड़ो અને આત્માનું હોવા પણ આત્મા સ્વરૂપે પોતાના એ બંને સાથેની સાથે રહ્યા કરેહથી દેહના હોવા પ્રમાણથી દેહના સંબંધોથી જયારે બાહ્ય સંજોગોના આધારે બાહ્ય સંજોગોના વ્યવહારમાં હોય ત્યારે દેહ વ્યવહારથી હોય એનો અર્થ કે આત્માપણું જાય નહીં એનાથી આત્માપણું તો રહે જ એ આત્માપણું શું છે કે કેન્દ્ર છે રસિકભાઈ શું કહ્યું કેન્દ્ર છે અને બહારનું આપણો વ્યવહાર છે બધો તે વ્યવહારના સંજોગોના આધારે વ્યવહાર જાય એ આખો વર્તુળ છે પરિગ વર્તુળ કહીએ ને હવે કેન્દ્ર એસ્ટાબ્લીશ થયું દેશ સાથે આત્મા થયા ને એટલે વ્યવહાર આખો બધો દિવ્ય થાય એમનો કેવો થાય દિવ્ય દિવ્ય એટલે આપણે જુદી સમજીએ છીએ દિવ્ય એટલે જરાક ચમત્કારીને એવા સમજીએ છીએ દિવ્ય એટલે એ પોતાનું અહિત ના થવા દે અને સામાનુ અહિત ના થવા દે શું કહ્યું હા એ દિવ્યા વ્યવહાર આજના કાળમાં આજના કાળમાં મુખ્ય આ છે એટલે એ સતત એ પ્રમાણિત હોય વ્યવહારમાં બાર સમાજિક અને જયારે સંજોગોનું પ્રશ્ન ના હોય ત્યારે પોતે કેન્દ્ર છે કેન્દ્રવર્તી સ્વરૂપે આખી વૃત્તિ કેન્દ્ર તરફ કરતી હોય અને બહાર વ્યવહારનું પ્રેશર હોય ત્યારે એ વૃત્તિ કેન્દ્ર સાથે બધી વ્યવહારમાં હોય જેવો વ્યવહાર એની સાથે હોય બધી વ્યવહાર તો બધા કઈ બધી ડિગ્રીઓ બધા જુદી હોય બધા જાત જાત વ્યવહાર હોય છે સમજાય છે એવી રીતે હોય છે એટલે જ્ઞાની પુરુષ દેહ સાથે આત્મા થયા છે જ્ઞાની પુરુષ કૃષ્ણ ભગવાન એ જ્ઞાની પુરુષ કહેવાય तीर्थंकर भगवंत महाज्ञा कहवा तो बात कशेषण हो नहीं विशेषण न हो कारण के मन मई न का स्वरूपी शरीर है शरीर क्रियाशील पड़े फरतू फरत है एम ए जरा हरता फरता न हो जरा ना हो નિરવિહારી સ્ટેટ એમનું એસ્ટાબ્લીશ થઈ ગયેલું હોય એ બે જુદું જુદું જુદું એટલે જ્ઞાનીને એવું જ ચાલે એમાં કઈ સ્પષ્ટપૂર્ણ એ બધી શરૂઆત થઈ ગઈ જ્યાંથી પ્રાપ્તિ થઈ ત્યારથી શરૂઆત થાય અને જ્ઞાનીને અનુભવ પ્રમાણથી સ્ટેબલ થઈ ગઈ કહેવાય એટલું ફેર પડી જાય સ્ટેબલ એટલે રિલેટીવ અને રિલેટીવ વ્યવહારની व्यवहार कूदगत धारा है कर्मफल स्वरूप आत्मा चेतन आत्मा स्वरूप चेतन स्वरूप धारा है कि जुआ जा बने धाराओं साथ रहें करें आप जोड़ी रहे आपने साथना व्यवहार की धारा से जो ऊंची नीची है एट एट प्रतिकमणों मागे अपारोंगे एट અહીંયા જરા કેન્દ્ર અને કેન્દ્રની શક્તિ જે ખુલ્લી થઈ છે એ શક્તિ એને કહે કે ભાઈ આ ઊંચું નીચું છે એ તમારે આ ઊંચું છે એને નીચું લાવવા માટે જરા પ્રયત્ન કરો પુરુષાર્થ કરો તમે કેન્દ્ર છો ને એટલે એને કહે એટલે એને પ્રતિકમણ કરીને એ નીચે નીચા હોય તો ત્યાં બેસી સામે જ આવ છો કશું એમ નથી તમે ખાલી આ મોબરકા ખોટો છે જરા ઉપર આવો કહેશે એટલે ઉપર કરે પ્રતિકમણ કરે કેવું હોત પોતાને જ કરાવે તમે ડીલીંગ કરો છો ને પોતાની જાતને એવી રીતે સમજયું બધા કેન્દ્ર હોય કેન્દ્ર વગર ના થાય દ્રષ્ટિ કે હું કોણ છું હું કોણ છું ક્યારે સભાન થાય તો કે હું કોણ નથી એની બરોબર ઓળખાણ પડે ત્યાં પછી હું કોણ નથી એની એટલે હું કોણ નથી એની ઓળખાણ એક્ઝેક્ટ બરોબર પડે એક્ઝેક્ટ એટલે કે પડી જાય ભેદ પડી જાય ત્યાર પછી હું કોણ છું એસ્ટાબ્લિશ થાય ખ્યાલ ને હું કોણ નથી એ હું ને મારો હતો એ હું કોણ હું નથી પરંતુ હું કોણ છું તે હું હું હું છું એટલે હું હું હું છું અને હું ને મારું તે હું નથી એ છતાંય છે આ શરીર રૂપે તે હવે મારો થઈ ગયો શું કહ્યું એ ક્રાઇસ્ટે લવ ધાઈ નેબર કે આત્મા એક્ઝેક્ટ નહોતું કહ્યું એમને તો વ્યવહારમાં બધાને સમજાવવા માટે કહ્યું હતું એકબીજા ઝઘડેની એટલે કે લવ ધાય નેબર પરંતુ એમનું સમજ અમુક પ્રકારે થઈ ગઈ છે માનવ સંબંધીનો પ્રેમ એમનો બહુ સુંદર હતો સ્થૂળ પ્રેમ કહેવાય છે સ્થુલ પ્રેમ જો સ્થુલ પ્રેમ આટલો બધો બધાને આકર્ષી શકે છે તો આ સૂક્ષ્મ પ્રેમ તો શું ના કરી શકે સૂક્ષ્મ દ્રષ્ટિ દ્રષ્ટિ સાથેનો દ્રષ્ટિ સાથેનો એટલે પછી આપણું પ્રેમ સ્વરૂપ બધું વ્યક્ત થતું જતું જાય આપણું પ્રેમ સ્વરૂપ બધું ખુલ્લું બધી રીતે થયા કરે સંજોગોમાં તો રહેવાનું જ છે બધા સંજોગો તો ભાત ભાત કરશે તમને અને આ કારજ એવો છે કે ભીડ વારો એટલે સંજોગોમાંથી સંજોગમાંથી સંજોગ આવું ચાલ્યા કરે ભીડ વાળા કારમાં કંઈ સિમ્પલ ના કાર સંજોગ આવે તો સાદી રીતે આવના બીજું એવું કંઈક આપણે ડીલિંગ કરી સચી રીતે કરી શકીએ એવું જ છે ને ભીડ બન એ શબ્દ બહુ દાદા સરસ મૂક્યો ભીડવા એકાંત સ્વપ્નમય સૃષ્ટિમાં હોય પોતાનું હિત જાળવે અને સામેવાળાનું હિતકારી પણ થાય અને જ્ઞાની પુરુષ જયારે ફાઇલો ના હોય અને એકલા હોય ત્યારે આખું કેન્દ્રવર્તી હોય ત્યારે શું ચાલતું હોય દાદાજી તમારી અંદર ચાલવાનો પ્રશ્ન એ બધું હોવા પણ રહ્યા કરે એટલે પણ તમારું હોવાપણું શું છે દાદાજી તમે હાઉ વોટ ઇઝ ઇન્સાઈડ યુ એમ એવું છે કે ગુરુ હોય વ્યવહારથી ઋષિ મુનિ હોય જ્ઞાની તો બરોબર છે પણ આપણે મહાત્માઓનું પણ લઈએ તો મહાત્માઓનું પણ જ્ઞાની માટે સામાન્યપણે રહેવું એ સહેલું નથી જ્ઞાની જોડે બહુ મુશ્કેલ એનું કારણ શું છે કે જ્ઞાનીને દેહ તો ખરો જ નહીં અત્યારે આજના કાળમાં આ તો દુષ્મકાળ કહેવાય દુઃખનો વારો દુઃખનો કાળ એમાં દેહ તો રહેવાનો દેહ હોય તો દેહ કરીને ગમે તે પરિસ્થિતિમાં હોય ગમે ત્યારે હોય સમજાયું કે નહી એટલે આજના આપણા કાળમાં શું છે કે દેહ પાસે આપણે સ્પોન્ટેનિયસ રિઝલ્ટ માગીએ છીએ હોય પુરુષ એમની અંતરના ઉપયોગમાં એ કોઈ પણ હોય જયારે સમજી લેવું પડે ખરું સમજી લેવું પડે એટલે ધીરે ધીરે કેવી રીતે ના પકડાઈ દાદાજી કેવી રીતે આપણે વીલિંગ કરવું ધીરે રીને જ્ઞાની આગળ એ બહુ અગત્યનું હોય છે પર આ કાળમાં બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે બહુ જ મુશ્કેલ એટલે સામાન્યપણે જ્ઞાની પછી મૌન થઈ જાય કે ચાલો આમાં બીજો આવો આવો તમે આવી ગયા બેસો બેસો બધા કદાચ જીજાજી આવ્યા છે આવે છે અમે બોલાવા બોલાવાનો બેનો આ બાજુ આવો બધા તમારી જગ્યા રાખીશ બેસો એમના નિમિત્તે આજે સતન છે નિમિત્તે બરો પછી લઉં છું એટલે જ્ઞાની પુરુષે દે તો સેન્ટ્રલ સાથે બધું સેન્ટ્રલ તો બધાની પાસે છે નાની હું કોણ છું એનું ભાનમાં ભાન સાથે સાઈન્સ કહેવાય એ બધું સેન્ટ્રલ સાથે તમારો વ્યવહાર તો બધું ડીલીંગ કરો છો તો સેન્ટ્રલ સાથે જ કરો છો આપણે બધા જ કરવાના એ તો બધી પછી કેન્દ્રવર્તી જયારે બીજી ફાઇલો ના હોય ને ડીલીંગ બીજું ના હોય તો બહુ સુંદર તમારું દાદાજી એમ જ કહું છું કે તમારી સાથે ઓલ યોર સેલ્ફ શુક્લ શ્રેણી કહેવાય શુક્લ શ્રેણી ધર્મધ્યાન ને બે જ હોય બીજા કઈ ના હોય પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન અને એની સભાનતા એક એની દશા હોય બે સાથે ત્યારે બે સ્થિતિ હોય વ્યવહારમાં હોય ત્યારે ધર્મધ્યાન હોય અને પોતે વ્યવહારના પ્રેશરો ના કશું ના હોય ત્યારે શુક્લધ્યાનની સ્થિતિ હોય એમાં શું હોય દાદાજી એટ ટાઈમ બંને સાથે ના હોઈ શકે તમારા શુક્લધ્યાનની અંદર સ્થિતિમાં તમારી અંદર શું હોય દાદાજી શુક્લ ધ્યાન હોય તમે કહ્યું શુક્લધ્યાન એટલે સેન્ટર કરવું જ સેન્ટરનું જ બધું હોય એટલે પછી સિદ્ધ બધને આપણું હોય ને સિદ્ધાત્માનું એ બાબત જ હોય દીધી તે વખત દેહ ના હોય એવું બને નહીં હોયલિંગ શું હોય દાદાજી એ તો બહુ સુંદર હોય બધું એ જ ચાલ્યા કરે બધું અવસ્થાઓ બધી એવી હોય આ તો આપણા ભેદ ભેદ જ્ઞાનના વાક્યો નથી હોતા રાઈટ દાદાજી એ આપણા મહાત્માએ બધા ઉપયોગમાં લેવા પડે બધા ઉપયોગમાં લેવા પડે જેવા પ્રસંગ જેવી પરિસ્થિતિ આધારે સમજાયું ને હવે અવસ્થા માત્ર કુદરતી રચના છે આવું એ વાક્ય છે તેનો કોઈ બાપોય રત્ના નથી વ્યવસ્થિત છે પણ એ તો વર્તમાનતાનું છે એટલે તરત જ શ્વાસે વર્તમાનતા એ પ્રકારનું વાક્ય છે પણ એ રહી રહી શકતું નથી ને આપણને અંદર કાને રહે બાંધીભાઈ રહેવાનું તો ખરું જ પરંતુ પ્રસંગ ને પરિસ્થિતિ હોય તો એ વખત એકદમ ના થાય જાય છે એટલે એના માટે આવું કશું પ્રેશર હોય ત્યારે હોય ને ત્યારે શુક્લા ધ્યાનથી તમે એટલા તમારી સ્થિતિ સ્ટેબલ થઈ ગયેલી હોય ના થાય એટલે પછી એ પ્રસંગો પર તમને એવી રીતે વ્યા કરાય ધીમે ધીમે થાય એકદમ ના થાય એકદમ ના થાય એટલે જ્ઞાની પુરુષ દેહ સાથે આત્મા થયા છે પછી બીજું સૂત્ર લઈએ આપતું સૂત્ર તો કે એક હજાર આઠસો ને બાણુ આમાં છે બહુ સરસ છે લઈ જજો તમે જોજો આ અક્રમ વિજ્ઞાન व्यवहार किंचित मरछोड़त नहीं पोता रियालिटी में संपूर्णपणे रही व्यवहार ने तरछोड़त नहीं व्यवहार ने तरछोड़े नहीं सैद्धांतिक वस्तु कहवाय बहु मोट सूत्र है सुंदर है व्यवहार ने तरछोड़व एट्ले व्यवहार तिरस्कारव कोई ने वस्तु ना गमती हो बंद कर दूसरे तिरस्कार वगैरह अं नहीं बने तो समझाई परंतु वस्तु प्रत्ये आप वृत्ति खेचाती न हो वस्तु वस्तु रहे सहजे सहेज एव थ अंतर बहजा खेज तो यह वस्तु तिरस्कार ना हो बात समझाई कोईपण मन मानी का टेव हो तो कहू छेव समझा कि चीकनी थी गई अने स्वभाव पड़ी गय टेव એવું બને આવી એમાંથી આપણને ઘણી વખતે કોઈ પ્રસંગોમાં બધા પ્રસંગોમાં આપણને ના જચી શકે સમજાયું જચી શકે કારણ કે સંસાર તો બે બાજુનો છે જ શંકરજીની ડભરૂ કરે તો શુક થાય શંકરજી ડબડું વગાડે ને કરે અને પછી કેટલી સ્પીડ કોઈક સ્પીડથી વાગે કોઈ આ વાગે ચાલ્યા જ કરવાનું એ તો ત્યારે કઈ દાડી કઈ બાજુ વાગી કરવું પડે સવાલતા ઉભી થાય કઈ ના પડે સમજાય છે એમાં આ વ્યવહાર મુખ્ય છે એટલે દેશ આત્મા અને શરીરનો સંબંધ એ ભગવાન અને ભગવાનના સાથેનો વ્યવહાર એ બેનો વ્યવહાર સંબંધ છે આખો એટલે ભગવાન કેવળ ભગવાન નિવર સ્વરૂપે નથી હોઈ શકતા એ નિવર સ્વરૂપે હોય તો એને પરમાત્મા કહેવાય શું કહેવાય અને પરમાત્મા પદ એ સિદ્ધ પદ સિવાય હોય શકે નહીં સિદ્ધપદ પણ સિદ્ધપદને પરમાત્મા નથી કહેવાતું એ સિદ્ધ જ કહેવાય છે સિદ્ધ એટલે ફાઈનાલિટી પછી કાંઈ જ ના રહ્યું ત્યાં આગળ એટલા કેવળ આત્મા ત્યાં કશું ના હોય શરીર અને શરીરના બંધારણ સ્વરૂપ કોઈ પણ ત્યાં સ્થિતિ એવી ના હોય કે જે શરીરે હોય એટલે શરીર રહીત આત્માનું સ્વરૂપ એ સિદ્ધ સ્વરૂપ કહેવાય એ છેલ્લામ છેલ્લું એ મનુષ્યના દેહ વગર જે વ્યવહાર વાળો દેહ છે એ મનુષ્યના દેહનો વ્યવહાર છેલ્લો પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ સિદ્ધ ગતિ છેલ્લી એ ખુલ્લી ના થઈ શકે એવો દેહ આવે જ નિયમથી આવે छिल् देश है देश बंधारणनी शुरूआत करी जइए शू कहू थीज जी एवं तरत बंदी तरत बीजा आईन चाले जाए बनी सके एना मन वाणी ने कायान आख सुठित गट एक बीजा लिंकवाड़ बहु सुंदर यूनिटी युनाइटेड आखू शरीर होवु जइए यहां का युनाइटेड बिलकुलग ना होके करियुग तो पी आपू आ मुक्ति थाय तो थी सके करियुगर्मन अनुशासन से तो कि तरयुग में कड़ियुग अनुप एवं सामर्थ्यवान ज्ञानी पुरुष हो જે બેઝારી પરમાત્મા એ પ્રમાણે પ્રકાશતી હોય ત્યારે આપણે એમની કૃપા તૈયાર થઈ શકે તે આજે દાદા ભગવાનના પ્રગટ આ કર્યું હવે એમાં લીબલ કશું છે નહીં કોઈ જાતનું કોઈ શાસ્ત્રનું પ્રમાણ કોઈને સુધારા જડે નહીં ત્યારે એવું હોય તો જ જે પુણ્યશાલી ભાગ્યશાલી જે પ્રાપ્ત થવાના હોય એમને પ્રાપ્ત થાય જો લીબલ कई व्यवहार बदले तो आपने बदा पम् आप सको कारण के सज में धंधो बहुत मोटो है शू कर बढ़िया और ना बे जनो धंदो तो एवं नहीं जबराने नबड़ा सज धंधो एवं है जबरा ने नबरा એટલે પછી આ પૂંસારી જેમ કંઈક અંદર હોય એમ પામે નહી કોઈ એટલે દાદા કહે છે હું કહેવો કાચો નથી કે તમે ઉપાડી જાય કે છે સમજ્યા એટલે દાદાને વેચાતો લેવા માટે પ્રયત્ન થયેલા પણ વેચાયા નહી શું તો પછી સમજાય છે કે નહીં ત્યારે મહાત્મા એ કઈ કાચ્યા પડે કે કાચ્યા પડે એવા નથી કોઈ શું વ્યવહાર તો છે જુદી વસ્તુ છે પણ વેચાય નહીં વેચાય નહીં સિદ્ધાંત બધો ખણાઈ જાય આપણો શું કહ્યું શું કે છે દાદાજી આ મહાત્માઓ એવો માલ છે ને કે તમારા પ્રેમમાં અમે વેચી જ ગયેલા છીએ थोरिटी पहंचीकूज पड़े वेचेला न कह समर्पित कहवा समर्पित कहवा समर्पित समर्पण एट बधुज आई गये अमरा परंतु आ का विषय आ धन धन लक्ष्मी नु महत्व बहुत गये एट्ले आ का समर्पणता में धन नो કોઈ જાતનો વિનિમય ના હોય નેતા સાહેબ હોય નામે ના હોય એનું પડકાર ના હોય કોઈ જાતનું તન ને મન હોય શું કહ્યું અને સમાજમાં વ્યવહારમાં ધર્મના બધા જે માર્ગો છે એમાં તન મન અને ધન ત્રણેય સાથે હોય શું કહ્યું એટલે ક્યાંક તમે તન મન ને ધનથી જ મને સબળ પણ હોય તો જ તમે ગુરુ નહી તો તમારા શિષ્ય નહીં કહેશે આવો व्यवहार बोलाये एवहारे एस्टाब्लिशाई गई एक जातनी दादाए आटू सुधार्य पी क्यू के वेपार धर्म जो है धर्म व्यापार ना जीए पी शू लगे हूत्र पधरू है, है? कि पूरे पूरु सारे सूत्र कहवा સૂત્ર કહેવાય કોઈ શાસ્ત્ર જરૂર ના પડે બધો પ્રમાણ અંદર આવી ગયા તમારે મોટા શબ્દો કોઈ મૂકવાની જરૂર નહીં બધા શબ્દ બધું આવી ગયું બસ જે આદર્શ વ્યવહાર બધું કહેવાય આખો આ સમય ગયો નેતા સાહેબ ખરું કે નહી પણ આ કેવી રીતે અંતરથી હોય ને તો બધું અંતરના જીવનમાં અંતરથી જ લેવાનું છે ને આ વાત છે અને વ્યવહારમાં કંઈ એપ્લિકેશન વાળી વાતો નથી આ બધી પરંતુ અંતરમાં જીવનનો એને સિદ્ધાંત આખો સ્ટેબલ હોય ત્યારે એ વ્યવહારમાં એ રીતે હોય જ ના હોય હોય એમ કહેવાય તમે શું કહો છો સાહેબ એવી રીતે શું કઈ જરૂર છે બોલો બોલો सूत्र है फाइलो ना संभाव निकाल आग् प्रमाण लागू पड़े कूत्र व्यवहार में तो फाइलो ना संभाव निकाल तो शू तो उज बात नहीं उगाजलो संभाव निकाल आज्ञा थे तो आने आज्ञा शू कह हजू जी डिस्चार्ज भावे આ તિરસ્કાર આવું કંઈક પણ રહી ગયેલું હોય ડિસ્ચાર્જ ભાવે ભાવે કરી ના હોય પણ ડિસ્ચાર્જથી હોય શું એમાં તો રહેવાનું જ છે ને એટલે ફાઇલોનો સંભાળ નિકાલ ફાઇલોમાં બધું સમગ્રપણે આવી ગયું આખું સમજાયું અહીંયા વ્યવહારની વાત કરે છે વ્યવહારની એટલે વ્યવહાર શું કે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા છું એ ભાને કરીને એ સમાનતાએ હું આ સાથે જીવું છું દહ સાથે અને કનુભના દેહ સાથે છું સમજાવ્યું તો હું કનુભાઈના દેહને એ છે દેહ એને હું હું છું એ પ્રમાણે એને સારી રીતે સમજી શકું જોઈ જાણી શકું જોવું જાણવું સહેલું નથી સીધી સુધી જોવાઈ જાય નહીં પણ જોવાનું જેમ જેમ ચોખ્ખું થતું જાય તેમ તેમ જણાતું જાય કનુભાઈ અહીંયા આમ છે કનુભાઈ તેમ છે કનુભાઈ બે છે એ બધું જણાતું જાય ધીમે ધીમે થાય સમજાયું ને બહારથી શરૂ થઈ બધું અંદર જાય પછી અંદર જાય આ બારના પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ધીમે ધીમે તો પછી અંદર જવાય આ વાણીની અમને વાત ના કરી વાની વાણીનું તો બન જ છે પછી અંદરવાણીમાં જાય પછી અંદરવાણીમાં તમે મિનલ જોડે બધું ડીલીંગ કર્યા કરો કે મિનલ તરફથી આમ પપ્પાને આમ તો ગયું પણ તારે શું જરૂર હતી થોડું ત્યાં જરાક ધીમે રહી પ્રેમથી પ્રેમયુક્ત થોડુંક સ્મીર કરી દીધું હોત પપ્પા આગળ તો પપ્પા શું થઈ ગયા ના સમજણ પડી હે મારું શું કરે કે હસીને સ્વીકાર એટલે સ્વીકારવું થઈ જશે અને એની અસર પડશે સામાને પંદર પોઝિટિવ જશે ઉ સમજાયું ઓકે અક્રમ વિજ્ઞાન વ્યવહારને કિંચિત માત્ર તરછોડતું નથી આખો વ્યવહાર છે તો જ આપણું આ કેવળ જ્ઞાન સર્વજ્ઞતા ખુલ્લી થાય છે તો થાય જ નહીં શું પોતાની રિલેટીવી રિયાલીટીમાં સંપૂર્ણ રીતે વ્યવહારને તળછોડતું નથી પોતાની રિયાલીટીમાં પોતે હું શુદ્ધાત્ સભાનતા હોવાથી કંઈ વ્યવહાર નથી તળછોડાતો વ્યવહારને તળછોડે નહીં એ જ સૈદ્ધાંતિક વસ્તુ કહેવાય નહીં તો એ સમાનતા બધું સૈદ્ધાંતિક ના રહે ને પછી બાલજોને જેવી રે સમજાયું આદરવું રહીએ આપત સૂત્ર નંબર ત્રણસો ને આ વિજ્ઞાન શેનાથી જોયેલું છે આ શબ્દ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં સિંગલમાં લીધો છે પેરેન્ચીસો એટલે આ વિજ્ઞાન એટલે શું કે છે કે આમ પટેલ સ્વરૂપી પૂતગલનું વિજ્ઞાન શું કહ્યું એ ઇન્વેટર કોમા લીધું છે ને એટલા માટે એવી રીતે સમજવાનું એટલે આપણે બધાએ આપણે આપણે સમજી લેવાનું આપણા સુદ્ધાર્થના દ્રષ્ટિએ કરીને આપણે એક નંબરની ફાઇલના કોન્ટેક્ટમાં આ વિજ્ઞાન સેનાથી જોયેલું છે પ્રજ્ઞાશક્તિથી સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું પણ આપણે અહી તો નિર્મળ જ્ઞાન જોઈશે નિર્મળ જ્ઞાન જોઈશે એમ કે છે નિર્મળ બેસેડવાળું ના ચાલે એમાં આપેલું આનું લઈ લઈએ અરુણ અરુણ આવ્યો છે ક્યાં આ શું કા ભાઈ આ તું છું ક્યાં છું જોઈ લઉં છું તારું બહુ સારો એન્જીનીયર બહુ દાદા જય સચિદાર મને ઘણા વખત એવું લાગ્યા કરે છે કે સમય બહુ ફાસ્ટ પસાર થઈ રહ્યો છે અને અરુણ તેની સાથે તાલ મિલાવી નથી શકતો अरुण समय पाचड़ तनाते हो गजू घणु बधु जा बाकी समझवा समय वही जाए दादाजी आना पर थोड़ा प्रकाश पड़वा विनंती बात सांची थे तारी छे। बात सा दिल पर हृदय पर જે બધા ઘા ઘા પડ્યા હોય છે આનું સમજ પડે છે તને આ બધા ઘા એવા હોય છે બધા એ ઘા રૂજાય નહીં ત્યાં સુધી આપણે સમયનો જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એનો સદુપયોગ કોને ના હોઈ શકીએ તને સમજાય છે એટલે તે વખતે આપણને બધા સમય વહી જાય મારું કામ રહી જાય આમ તો એવું થયા કરે આપણને એ ઘાઉ છે બધા અંદર કઈ દરેકને કોઈને કોઈ પ્રકારના જાત જાતના રીતના હોય છે બધા જા આ કાળમાં તો ખાસ લક્ષણ છે એનું આ વાત છે એ ગાડે આપણાથી કોઈને પડ્યા હોય એના કારણે આપણામાં રહેલા છે એને એમ તો ના જ હોય શકે સંસાર આખો દ્વંદ્વ છે દ્વંદો છે એટલે निमित्त वगर होके नैमितपमितपण बड़े थी एवभानपणा तारी स्वरूप हो तारा बध बनिया करें हमेशा एट आगे जो थी गये हजू बजू अंदर हो निकाल ना थो होल्का ना थे हल्का नईए एट आप प्राप्त समय से के प्राप्त समय पुता स्वाध्याय स्वरूपे सदउपयोग पड़े काम में ना एट शुद्धात्मा पक्षे कर अरुण एट फाइलो संभाव निकाल एट बहुमोटी आज्ञा बनी जाए समझा फाइलो ना संभाव निकाल एट के फाइल एक तो लो के लो हो तो फाइल नो कहवाय पर फाइलो के बधी है बहारनू जो जुए તો બહારનો હિસાબ કાઢો તો બહુ મોટું નથી હોતું અરૂણ જો હિસાબ તમે આટલું ભણ્યા છો તો એનાલિસી જોશો તો બહારનું વર્તુળ બહુ એટલું છે હોતું જ નથી બહુ નાના વર્તુળમાં હોય છે એટલે ખરો બધો હિસાબ છે એક નંબરની ફાઇલ એનો એનો અંદરનો હિસાબ છે આ બધો એ સિદ્ધાંતો પકડાય ત્યારે આપણને સરપ્રસ ટાઈમ મળે અથવા તો સવારમાં આપણે છ વાગે ઉઠતા આવીએ तो नक्की करे कि पांच वाले उठा प्रयत्न करिए चार दाण अठवाडियो अपन आकड़ू लगते उठाशे ए कलाको सदुपयोग कर ना बात समझाई से डीसीज नक्की भावे कि आप शुद्धात्मा खाते रही अरूर, अरूर बड़ो व्यवहार जो आप बढ़ो हमें पास्ट व्यवहार बोनपण थी आज सुधीनों बराबर जोई कर भूलो स्वरूप समझाया होने प्रतिकमण कर निकली ना जाइए સમજાય ભાઈ ત્યાં સુધી અત્યારે પ્રેઝન્ટમાં જે જીવીએ છીએ એ હળવા થવાનો આપણે સ્કોપ ના ઉભો થાય એટલે પ્રેઝન્ટમાં આ બધા અંદરના ભારતીય હળવા થઈ જરૂર છે એટલે આટલો સમય કાઢતા હોશો તો જરૂર કરો આવે રોજ એક એક કલાક કાઢી લો ગમે ત્યાંથી હમ પણ જયારે કોઈ બીજા બધા ના હોય એક્ટિવિટી ના હોય તેવા સવારનો કાર બહુ સારો કહેવાય કાઢી જ અને સાંજે સુતી વખતે આપણે એ પ્રમાણ સાથે થઈ ટાઈમ છે समझे नक्की होते शू कर आई शाचा नहीं कड़ी अरे पेली हरियाणा वाली आई हिमाचली हिमाचली જય સચિદાનંદ દાદાજી હમણાં જે વાત થઈ કે વિતરા સર્વજ્ઞ પુરુષોનું શાસન હોય શાસન હોયશંકર ભગવાન શ્રીશંકર ભગવાન તુરું તે શાસનનો એક્ઝેક્ટ મતલબ શું થાય એનું મહત્વ શાસન એટલે શું કે કોઈના પર સત્તા ચલાવવી એવું નહીં વ્યવહારમાં એવું સમજાય છે આપણને શાસનને કારણ કે વ્યવહાર આટલો બધો સત્તા ચલાવવા સ્વરૂપે છે અને સત્તા માનતા ના હોય એને એના પર મનાવળાવવાની સમજાવું એટલે એ શાસન કહેવાય છે વ્યવહારમાં સમજાવ્યું ને આજે આપણે ડેમોક્રેસીને કહીએ છીએ કે આ છે કહીએ છીએ તો લોકશાસન એટલે શું તમને સમજાવો મને બધા ભેગા મળીને ચલાવું તો આપણે બધા ભેગા મળીને ચલાવીએ નથી ચલાવતા બધા ભેગા મળીને જેમને નિયુક્ત કરવામાં આવે છે તે પાર્લામેન્ટમાં પૂછવા જાઓ ને તમારે સાંભળતા હોય તો જાઓ રાજ્યસભામાં જાઓ એટલે તો ના પેલા જજ પાસે જવું પડે જજ કે તમે શું કર્યા કાયદા પાલા બંધ કરે એ અમને કે છે કુતા તમે આવું કરો અને આપણે શું કરવાનું સટ ફૂટબોલ આમ થયા કરવાનું એનું શાસન કેવારમાં શું સમજ્યા નું શાસન તો પ્રેમનું હોય પ્રેમનું શાસન બરાબર અને શુદ્ધ પરમાત્મો પ્રેમ હોય એ તો બરાબર રાખો અને એ પ્રેમ કોઈ રીતે આ વ્યવહારથી અને વ્યવહારની ક્રિયાઓ કરીને કોઈ દિવસે ના હોય છતાં બધા વ્યવહારમાં બધાને એની અનુભૂતિ થાય એનો સ્વાદ થાય એનો માણે બધાય એ પ્રેમ માની શકે કારણ કે બધાની અંદર એ જ ભગવાન વસેલા છે અને એ જ ભગવાન એમના સમયા એ સર્વજ્ઞતા પ્રાપ્ત કરશે એટલે એક દેહ સાથે દેહ હોય નહીં અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય નહીં કોઈ દિવસે એટલે એ દેહ સંપૂર્ણ એની બધી અવસ્થાઓ જોવાથી જોવાથી જાણકારીમાં આવે ત્યાં સુધી ત્યાં સુધી એ ખુલ્લું સર્વગ્રહપણું થાય નહીં બધું અને સર્વગ્રપણાનું આખો મસાલો અંદર તૈયાર થતો જાય એવા દેહ પ્રાપ્ત થવાનો એવો મસાલો હોય એ મસાલો જાય પછી કારણ કરી રાખવું બરાબર સમજવું પછી તો કાંસ સારું જ જાય ને ભાઈ ના સમજાયું બરાબર એટલે પછી આગળ વિશે પૂછવાનું રહ્યું જ નહીં આપણે જઈશું તો ક્યાં આવીશું ને કેમ ના પૂછવાનું રહ્યું અત્યારે દાદાજી હવે જ્ઞાની પુરુષ પ્રતિનિધિ સમાન અહીંયા હો છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ એટલે શું કે સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાની કહેવાય केवल ज्ञानिक केवल ज्ञा एट शरीर साथ हो ज्ञान स्वरूप ए केवल स्वरूप थी गयु होने शरीर शरीर थी व्यवहार स्वरूप ए केवल व्यवहार स्वरूप थी गये होने साइड केवल स्वरूप के थी गये होवल ज्ञा कहवा शरीर लखो व्यवहार केवल स्वरूप समझाई है एट क्यार केवल स्वरूप केवल स्वरूप होनमेट बाकी नी हो बढ़ा निकली गए बढ़ू कू तो बराबर है, गे गे है।, है। ये, ये तो खरुस्त ना दाखिल है एटले शरीर में એ વ્યવહારમાં કશું બાકી જ ના હિસાબ લેવલ થઈ ગયેલો હોય પછી એ તો જ કેવાય ને દેહ એ દેહ પછી કશું કરી એમાં કરવા પણ કશું હોય જ નહીં ને એ કેવળ દેહ સ્વરૂપ થઈ ગયેલો હોય અને એનું આયુષ્ય જેટલું હોય આયુષ્ય જેટલું જીવતા સ્વરૂપ રહે પણ કેવો જીવતો હોય તો તે બનેલી શું જેવું કાચીનો દૂર હોય અને સળગાયો હોય એ સળગતો સરગતો છે સળગી જાય આખો સર્ગી જીવત અંતે પડ્યો છે અને એને લઈને તમે કશાક બાંધવા જાઓ કશાકથી કશું થાય નહીં કારણ કે બધું ખરાબ થઈ ગયું હતું ખતરા એનો આકાર રહ્યો છે બસ બીજું કઈ નહીં ખરું એવું દેખવાય છેવટે અત્યારે એનું એ મટીરિયલ તૈયાર થાય છે શું કર્યું મટીરિયલ તૈયાર થાય છે તો જ્ઞાની પુરુષ મટીરિયલમાં જ બને છે બધું જ મટીરિયલમાં બને છે આત્માના આત્મામાં કશું જ બનતું જ નથી આત્મા આત્મા જ રહ્યા કરે છે હતો છે ને રહેવાનો મટીરિયલ જ બધું જ આજના ધર્મ એ પણ એ છે પણ એક એવો મટીરીયલ છે કે આત્માલક્ષી છે એટલું જ છે બીજી પછી કેન્દ્રવર્તી એટલું જ એટલે કહ્યું છે ને કારણસર એવું તૈયાર થાય એટલે આજના ધર્મ એમાં એવી રીતે કામ કરે છે આપણે ડિટેલમાં સમજવાની કઈ જરૂર નહીં મળે એવાથી હું આ અને નિશ્ચયથી આ છું બસ કઈ જ નહીટી જ્ઞાની પુરુષના સંબંધમાં કેવી રીતે હોય આપે કહ્યું કે પાર્શ્વનાથ ભગવાન ને પછી મહાવીર ભગવાન આયા એટલે મહાવીર ભગવાનનું શાસન થયું એટલે શું કહ્યું મહાવીર ભગવાનનું શાસન થયું શું પૂછ્યું એટલે જ્ઞાની પુરુષના સંબંધમાં કેવી રીતે હોય જ્ઞાની પુરુષ તે વખતે શાસનના અધિકારી હોય શાસન તો ચાલે આજે મહે ભગવાન ક્યાં હાજર છે પણ એમનું શાસન ચાલે છે પણ શાસન ચાલે તો કોનાથી ચાલે હવાથી ચાલે કેવી રીતે ચાલે એ વ્યા કે હવા નથી એટલે બે હોવો જ ઘટે એ જ રીતે એમ કે છે એટલે શાસન અધિકારી શું શાસન અધિકારી એટલે શું કે એ કોઈના પર કોઈ પણ પ્રકારનો અધિકાર ના હોઈ શકે એમને પોતે પોતાના માટે પણ પોતા માટેનો અધિકાર ના હોઈ શકે એવા બરાબર અધિકાર જ ના હોય કોઈ જાતનો દાદાપણી દાદા કહેતા હતા કે આ તો પોટલું છે પોટલું અધિકાર નહીં સમજાયું હા દાદડીપણે એક દાની પુરૂષના સંબંધમાં એમના માટે છે અમારે કેવી રીતે રહેવું એ અનુભવ પ્રમાણથી એ તો એવા આપણે હાજર હોય તો બહુ સારી વાત કોણ છે કોણ પૂછે દાદાજી કારણ કે આપ પૂછવાનું કારણ એમ બન્યું કે દાદા ભગવાનના વચ્ચે એવા નીકળ્યા હતા એ જે મને યાદ છે એમ કે શ્રીમંદર સ્વામી ભગવાન તો પ્રત્યક્ષ થશે ત્યારની વાત છે ને એ તો તમારી સામે હોવું જોઈએ ને સામે હોવું જોઈએ દાદા ભગવાને શું કહ્યું ઘણા એવું થાય કે દાદા ભગવાન અસીમ જે કારો એન્દ્ર સ્વામી ભગવાન અસીમ જયારે બોલાવું તો બધા સારું ને હવે બુદ્ધિપ્રી એમ છે આપણને કે દાદા તો હવે કહેતો નહીં પણ હવે અમુક હર્ચ કહેવું પડે અમે સમજાવવું પડે ધીમે રહીને તો એકલા એમને સમજાવી દે કે બરોબર છે પરંતુ એ અમારા માટે છે તમારા માટે નહીં અમે બોલી શકીએ કારણ કે અમારું અનુસંધાન છે એમની સાથે તમે તો એમને જોયા જ નથી એટલે તમારો અનુભવ જ નથી ને એવો જો એટલે એ રીતે ના બોલી શકો એટલે જો અનુભવ થાય તો પછી તમે સહેજા સે જ રહ્યા કરશે એ બોલવાની વસ્તુ જ નથી એ તો સમજાય છે એને લિંક કહેવાય છે લિંક ખ્યાલ આવે એટલે તમારા માટે દાદાને જોયા છે એટલે દાદા ભગવાનના સિંહ બોલશો એટલે તમારે એ લિંકથી અને લિક રાખી છે પ્રત્યક્ષતા હાજર છે ત્યાં સુધી એ પ્રત્યક્ષ લિંક તમારે બહુ કામ લાગે તો સીધું ત્યાં અનુસંધાન કરી આપે બરાબર આવું છે એટલે પ્રત્યક્ષની બહુ કિંમત છે શું કહ્યું એટલે હાજરા હજુર સામે હાજરા હજુરને સામે તો છે પ્રત્યક્ષ કહેવાય ને પ્રત્યક્ષ ના કહેવાય પ્રગટ વસ્તુ જુદી છે प्रगट इन्हें प्राप्ति स्वरूप कहवा प्राप्ति भागना प्रगट कहवाये अपने प्राप्त कर बधा प्रगत कहवा प्रगट, प्रगट हो प्रमाण बीज और बीज जे ने जेटू हेल्थीली प्रमाण काम करें एटलू आज्ञाधर्म थे करे दरक ने यह तो पौद्गालिक भूमिकाओं से बदी हे रीते अपने धरती पर नह उगवा पाकवा बगीचा जात जातना फूलझाड़ कई कई जगह जुदी जगह बता प्रकारों जुदाज हो नही पुतगल दरेक जुदूज हो तो यह प्रमाण आज्ञाधर्म बहुत सरख हो बदाय दरेक ने पुतगल शुरू है ये तो समझाई बहु समझवा आज्ञाधर्म बहुत सुंदर छे पर बधाई ने एक माला हो माला ने दूरो परवेलो एट बधाए मनकाओं ने केव सुंदर राखे एवं सरस बधा जुदा पुतक समझाई जाए तो आपने जय सचिदानंद मंत्रो ने अली दूर मे छे पे खे બરાબર છીન નો ચાલો તાર કલ્પુબેન આવશે થોડા થોડા છેલ્લે છેલ્લે આવી જશે ખરા બધું આખું ફેમિલી આવવાનું છે બધું હમ એ જ કહું ને કહેતા હતા તે વખતે કે તમારા બે વજના ભેગા આવશો તો બહુ પૂંસારી છો જો તમારા માટે આવું સ્પેશિયલ બધા લાભમાં લઈ ગયો આજે તો નહીં તો છસો દસ બધું ભરેલા બારે બધી જગ્યાએ નથી હોતું બધી એટલી બધું હોય છે હમ આજે તો નિરાત થાય શું છે બીજું કહો બીજી વાત કરો મિનલબહેન પૂછતો જાઓ તારે પૂછવું છે દીકરી હે એનીથીંગ બહુ સારું ગુજરાતી બોલે છે હા એ બહુ પાકી થઈ ગઈ છે ગુજરાતી બહુ સારું બોલે છે નહી સાથ મે બોલો બોલો દાદાજી આપીવાદ હે રૂલ હેગા મેલી ક્યાં કરે ક્યુ અત્યારે આપી હો દાદાજી એક પ્રશ્ન પૂછો ભાઈ હું તો બહુ શાસ્ત્રો વાંચતી નથી મારું જીવન શાસ્ત્ર બરાબર દાદાજી મીનાલ ને ઓબર્વ કરીએ પછી મિનલ ના ભૂલો દેખાય એનું કરેક્શન કરીએ હવે ઘણી એવું થાય કે મીનલ ને જોતા જોતા આપણને ખબર પડે કે મિનલ તું આ કરવા જઈ રહી છું તે તું ખોટું થઈ રહ્યું છે તારાથી પછી મિનલનામાં તો જાણે પળ પેલા તો શું અહંકાર કરીને એ પોતાની જાતને રોકતી ટોકતી ના ને તેને એટલે એને યાતના હતી દુઃખ હતું ને એનો તાપ હતો હવે તાપ રહ્યો નહીં દાદાજી કારણ કે હું મારી જગ્યાએ બેઠો છું મિનલ જગ્યાએ બેઠી છે હવે દાદાજી મિનલ થી એ ભૂલ થઈ રહી છે એવું દેખાય છે તો પછી એનું પ્રતિક્રમણ હોવું પડે પ્રતિક્રમણ એટલે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા એક તરીકે મારા પડોશીનું જે હોવા પણ હોય મારી સાથે એ પડોશીનું મારી પણ એની વ્યવહારની શુદ્ધિ પ્રમાણે હોવું જોઈએ ને વ્યવહારની શુદ્ધિ પ્રમાણે હોવું જોઈએ દાદાજી કહ્યું વ્યવહારની શુદ્ધિ કોને કહેવાય કે આપણી વૃત્તિનું વહન છે ને બધું એ વૃત્તિના વહનમાં શુદ્ધિ થાય છે વૃત્તિ વૃત્તિના વહનમાં શુદ્ધિ થાય પછી વૃત્તિ વહન કરતા પ્રતિકમણ જેમ જેમ કરતા જઈએ તેમ તેમ આપણી વૃત્તિ આપણે પોતાના નિજ સ્વભાવ તરફ પ્રતિક્રમણ કોનું કરવાનું છે એ હજુ સમજણ ના પડી પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ એટલે કે આ મિનલબેન પાસે એમને પ્રતિક્રમણ કરાવવાનું આપણે કરનારા ના પણ મિનલબેન પાસે કરાવવાનું એટલે પછી આપણે બેસી જઈએ પછી ઉપયોગ ગોઠવીને કે હું આત્મા છું મન વચન કાયા નામ નામની માયા ભાવક્રમ દ્રવ્યક્રમ નવકરીબેન ને હું આત્મા છું અને શુદ્ધાત્મા ભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે આ મિનરલ બેન એમની ભૂલ જે અતિક્રમણ વેરી જે થાય છે વૃત્તિ એટલે બહિર થતી જાય છે એને અંતર પછી લઈ અને મારે શુદ્ધાત્મા નક્કી કરી નાખવું એટલે કરેક્ષર કરવું પડે ને અતિ એમાંથી પ્રતિ કરીએ તો પછી મિનરલ બેનનું વૃત્તિ એટલી નોર્મલ થાય એટલે કે વૃત્તિમાં શુદ્ધિ થાય એટલે વૃત્તિમાં શુદ્ધિમાં થતા એ વ્યવહારમાં શુદ્ધિ થાય તમારા અંદરના વ્યવહારમાં અને અંદરના વ્યવહારમાં શુદ્ધિ થતા જ તમારું અંદરનું દર્શન ધીમે ધીમે શુદ્ધ થતું ત્યાં કારણ કે પછી શુદ્ધાત્મા તરફ બધું વહન રહ્યા કરે સમજાયું ને શુદ્ધાત્મા તરફ વહન જેટલું રહે ત્યાં આગળ દર્શન ચોખ્ખું થતું દર્શન આવરણ હોય છે ને દર્શન આવરણી એ છે ને આપણે દર્શન આવરણી એ કર્મ ફળ સ્વરૂપ છે બધા આ કર્મ ફળ સ્વરૂપ એટલું કામ કરે છે ને આ શરીર આખું આખું માઠી પૂછ્યું બધું કર્મ ફળનું બીજું કશું છે જ નહીં એમ બીજું નવું થતું નથી કશું જ્ઞાન બન્યા પછી સમજાય છે પરંતુ નવું ના થાય એની બહુ સાવધાની બહુ રાખવી પડે શું કર્યું નવું ના થાય એની સાવધા નવું એટલે કે ત્યાં આગળ હું ઉભું નહીં થઈ જવું જોઈએ હું નય એના ભાગે જ રહેવું જોવું જોઈએ અને બહુ ખુસ્તું હોય તો ખુસ્તું કાઢવા માટે પ્રતિકમણ કરી લો ત્યારે પછી નોર્મલ થઈ જાય એટલું પ્રતિકમણ એક વખત નાય પણ થાય એટલે ઉપરાછાપરી માગે એ બધા સમજે કોઈ વખતે આપણે એમને કહ્યું ને પેલા એમને અરૂણભાઈને કે આવો સમય કાઢીને સવારનો જયારે બધા સુતા હોય ત્યારે અશાંતિથી આપણો એના માટે રોજનો દસ મિનિટ તો મિનિમમ કાઢવો અને જો અઠવાડિયામાં મતદાન કલાક કાઢી નાખવો દાદા મને એના માટે પ્રાર્થના તમે લખી આપો તો આપીશ જરૂર લખી સમય આવે તો અમને એક સામાન્ય પ્રમાણે લખ્યા આપીશું પછી એમાં તમે એપ્લાય કરજો એને વિધિ કહેવાય ચાખી એને વિધિ કહેવાય પછી તમારે તમારે એના પ્રમાણે ગોઠવી દેવાની રાઇટ અમારે અંતર ચાલ્યા જ કરે અમે આવું કહીએ છીએ તો બે અંધારા હોય તો એ ચાલ્યા જ કરે એ તો છેક સુધી ચાલવાનો કેવા ખુલ્લું થાય ત્યાં સુધી ચાલે કરશે આ પ્રોસેસ એ તો છોડે જ નહીં કોઈને દાદા કે છે અમે આજ્ઞામાં છીએ અને આજ્ઞામાં પાડીએ અને તમને આજ્ઞા આપીએ છીએ હવે આ કેટલું લધુત્તમતાનું સુંદર દ્રષ્ટાંત છે જુઓ છે કે નહીં તરીબેન અમે આજ્ઞા પાડીએ છીએ અને તમને કહીએ છીએ કે તમે આજ્ઞા પાડો પણ અમારી આજ્ઞા અમે જે અમારી આજ્ઞામાં છીએ અમારી એ તમને સમજાય નહીં કોઈને કહે છે એ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ લેવલ પર હોય છે શું અને આપણને જે આજ્ઞા બધા મહાત્માઓ પાસે હોય તે સૂક્ષ્મ સ્થુલથી ચાલુ થાય શું કહ્યું ચાલુ થાય પેલું તો બધા આગળના પછા પાંચ ઇન્દ્રિયો નવ નો કર્મ રહ્યા ને બધા નો કર્મ નો કર્મ નો કર્મ એ સ્થૂલ સૂક્ષ્મ કહેવાય સ્થુલ સૂક્ષ્મ કરતા ભાવ નીકળી ગયો એટલા માટે શું કહ્યું કરતા ભાવ નીકળી ગયો સ્થુલ સુક્ષ્મ કહેવાય પાંચ ઇન્દ્રિયોના વિષયો જે અનુભવમાં આવે છે ए बदा लोकन स्वरूपे नव प्रकार नौकर्म ए नव प्रकार नौ, नौ, नौ, नौ शब्द वापर ए आम जो स्थूल स्वरूप बता समझाए पर उन तो करता ना रो एटे सूक्ष्म कहते समझ्मी ज्ञानेन्द्र तरफ जाइए अपने अंदर तेरे सूक्ष्म स्थूल थाय बो क्रम छ એટલે બહારથી અંદર આપણે સિદ્ધાત્મા કેન્દ્ર વતી પણ એ સ્ટેબલ થઈ જવા માટે તો સમજાયું એટલે સ્થુલ સૂક્ષ્મ અને સૂક્ષ્મ સ્થુલ એ ઇન્દ્રિયોને પાંચને લોકરને લાગવું પડે અને સાથે સાથે વાણીને પણ લાગવું પડે વાણીને બોલાતી વાણીને શું કહેવાય કે સ્થુલ સૂક્ષ્મ એ પેલા જેવું થયું એ અને અંદરની વાણી જે છે તે સુક્ષ્મ સ્થૂલ કહેવાય સુક્ષ્મ સ્થૂલ કારણ કે બધી વ્યવહાર વાણી છે ને કી એવી રીતે કહેવાય અને એની સામે આપણે ડીલીંગ કરીએ કે બિનાલ તમે આમ છો તેમ છો આપણે કોઈ એક નંબરની ફાઇલ સાધે ત્યારે એ તમે જે ડીલીંગ કરનાર છો એ પ્રજ્ઞાનો ભાગને પ્રજ્ઞાશક્તિએ કરીને તમે પ્રજ્ઞાશક્તિથી શુદ્ધાત્માની ભાષામાં એ ડીલ કરો છો શુદ્ધાત્માની ભાષા નથી પણ તમારી દશા અંદર છે ને આજે એ દશા એ કરીને તમે ડીલ કરો છો શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે પણ પ્રજ્ઞાશક્તિ એ કરીને એવું થયા કરે છે એટલે પ્રજ્ઞાશક્તિ તમને આવું ડીલીંગ કરાવનારી છે શું કહ્યું એટલે તમને શુદ્ધ ઉપયોગપૂર્વક ડીલિંગ કરાવે શું બોલો હજ્ઞાશક્તિ કરાવે એટલે આપણે જ આપણા દેશ સાથે અંતરમાં બધા અંતરના વ્યવહારોમાં આપણને ડીલિંગ કરાવતી જતી જાય ત્યારે આપણે આ નોકર્મ અને વાણી ઉપરથી આવી અને પછી અંતઃકર્મ પર જવાય તમારાથી સમજાય છે હવે અંતઃકર્મ જવા માટે આપણે અશુદ્ધ સ્થિત એટલે શરીરના ભાગનો જો ડિસ્ચાર્જ થતો ચિત્તનો ભાગ છે એના માટે સવારનો પ્રયોગ કર્યો તમારો પ્રયોગ થાય તો બરાફરથી બધા પ્રયોગ રોજનું એકને એક ના હોય એ બધું ગોઠવણી કરવાની હોય જેવી રીતે ખાવાનું ટેબલ આપણે ટાઇમ ટેબલ ગોઠવીએ ભણવાના કરીએ આ કરીએ વર્ક ના કરીએ ઓફિસ ના કરીએ બધું ગોઠવણ કરીએ જ છીએ ને આપણે એવી રીતે આની કરી દેવાની ખ્યાલ આવ્યો એમાં ચિત્ત અને બુદ્ધિ એ બેમાં વધારે તમારે ભાર આપવાનો શું કહ્યું બુદ્ધિ ઉપર ભાર વધારે ઉપયોગ રાખવાથી તમારે ડિસ્ચાર્જ અહંકાર આખો લઘુભાવને પામતો જતો જશે एट डिस्चार्ज अहंकार व्यवहार में बहारे व्यवहार तरीके बार आए बो धीमे धीमे फेरफार अपने शरीर ने शरीर ने प्रकृति में फेरफार नहीं करता आ डिस्ज अहंकार आख व्यवहार में शुद्ध व्यवहार स्वरूप न होता आदर्श स्वरूप न होता आदर्श एट के वादी प्रतिवादी बेवने रखा है आप कह तो बादी है कह तो प्रतिवादी है बने रीते द्वंद्व वाला व्यवहार में हई तेरेव रीते पहलू अंदर अपनी जोड़े धीमे री समझात जाए कि पीछे बाहर व्यवहार में रहत जत जाए ख्याल आयो तक एवं रीते रहें तेरे अपनों पर आखो शुद्धि ने बधे रही सकते बुद्धि तो यह पकड़ो तब એટલે બુદ્ધિ કોઈ સલાહ આપ્યા કરે નહીં આમ તેમ તરત જ ઓન ધી બોન ફ્લેશ સલાહ આપી રહ્યા છે તરત આ તમે પપ્પાજીને દાખલો ના આપ્યો એ કેવો ઓન ધી મોમેન્ટ બની ને સમજાય છે ને આટલું બધું ફાસ્ટ બની જાય છે તો એટલે જાગૃતિ થશે પછી એ એવું બનશે ત્યાર પછી તમારું રિએક્શન આવશે એકદમ નહીં આવે આ તો એકદમ તરત જ આવી જાય છે આ સમજાય છે ધીમે ધીમે પ્રતિક્રમણ કર્યા વગર એકદમ નથી બધાને થાય તો બધાને અમે આમાંથી નીકળેલા જ નહીં આ પ્રોસેસમાંથી બહુ બહુ મારે પડે તો પુષ્કર ને કહ્યું પડે એટલે એવી રીતે જતા પછી ચિત્તના માટે મેં કહ્યું તેમ આપણે શુદ્ધ ઉપયોગ કરીને મન વચન કયા નામ નામની કયા ભાવકર્મ દ્રવ્ય કરમલોકમથી ભિન્ન એવો શુદ્ધાત્મા છું કેવળ શુદ્ધ આત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંત એવો શુદ્ધાત્મા છું આવી રીતે બેસી અને આપણે શરીરનું શુદ્ધ ચિત્ત સવારમાં બેસી એકા દસ મિનિટ દસરો પ્રયોગ કરું છું તો એમાં અશુદ્ધ ચિત્ત જે જે રીતે જેમ હોય તેને હું જોયા જાયા કરું હવે અશુદ્ધ ચિત્ત કામ કર્યા જ કરશે તો છોડશે જ કારણ કે એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસમાં જ છે ખાલી થવાના પરંતુ એ કુદરતી રીતે ખાલી થાય છે પણ આપણે થવા નથી દેતા ને ને કારણ કે અશુદ્ધિ રહેલી છે એટલા માટે સમજાય છે ત્યાં આગળ આપ ઉપયોગ ગોઠવી દેવાનો દસ દસ મિનિટ કરતા જ જાઓ તમે દસ મિનિટ કઈ સહેલું નથી એ રાખવું પણ તમારે આ રહેકની નથી રહેતી જોવાની જરૂર નથી તમે ગોઠવન રહી જ જાઓ તમારી એમ કરતા કરતા તમારે ધીમે ધીમે અંદર આવશુદ્ધ ચિત્ત અને બુદ્ધિ બેનો બધા લેવાનું બુદ્ધિ લેશો તો અહંકાર તમારો બધો આખો નોર્મલ થતો જતો જશે શું એટલે તમને પોતાને અંદરથી સારું લાગશે છે અને બહારના વ્યવહારમાં બધું રૂપારાપણો આવશે તમારામાં રૂપારાપણો કોઈને સારા દેખાશો નહીં તમે એને વાણી કોઈને દુઃખ નહીં પહોંચાડે હંમેશા બને જવું ધીમે ધીમે આવું બધું અંદર ક્રમ છે બધો ક્રમ છે એટલે સુક્ષ્મ અંતઃકરણના લેવલે પ્રવેશ કરો તૂક્ષ્મમાં પ્રવેશ કરો છો સમજાય ને એ તો સુક્ષ્મનો ભાગ બહુ મોટો છે ને આખો બધો એ આ લેવાનો ખ્યાલ આવ્યો ને પછી એ બુદ્ધિ એના પર જઈએ સૂક્ષ્મતા સુક્ષ્મતમ થયા કરે અને બધી શુદ્ધિ થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે પ્રોસેસ એ તો આવરણો જ બધા આવરણો સમજાયું ચાલ્યા જ કરવાના નહી તો આ કામો કેવા ખુલ્લું ના જાય કે સમજાયું પણ એ આવરણો અમુક બહુ જ પાત્રા આછા પાત્રા રહે પછી આગળ જતા બહુ એને સંજવલન એવો પ્રકાર કહે છેલ્લો છેલ્લો પ્રકાર ત્રણ જાત જ પ્રકાર રહે આપણે અશુદ્ધિના અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન શું કહ્યું સંજવલન અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાવરણ આપણું પ્રોસેસમાં આજ્ઞાધર્મથી બધું છે આખું અને સંજવલન રહે તારે એ તો બહુ અંદર સ્થિતિ બહુ સુંદર હોય એ વાત નથી ચાલ્યા કરે પદ બોલો સર દાદી પતી ગયું દસ મિનિટ કીર્તન પત્તી લઈ લઈએ છ વાગે પૂર્ણ હોય પણ હજુ અમારા છે ટકાથી બધું ટાઈમ થશે ત્યાં સુધી કેટલી વાગ છે ખબર એમ છે એકાદ પદ લઈ લો એ મોડી ગયા છે ગાડી બગડી છે કે છે એકાદ પદ લઈ લઈએ છીએ પદ લઈ લે આ નાનું પદ લઈ લઈએ બોલો દૂર બોલો. ન કાલે હું છું હું Satsang with Mooji મોટી શું સંખ્યા ની ઉત્પન્ન એકતાલીસ દાદા દોર શક્તિદાનંદ ી ના मचली सी दशा मारी जोड़ती जे दूर की मछली सी दशा मारी आवे न पल छिन्न कटे भारी नैन पल छिन कटे भारी दूर मुख मछली सी दशा मारी जड़ी जे दूर मुखी मछली सी दशा मारी हवे न चैन पल छिन्न कटे भारी हवे न चैन પલન કટે ભારી ત્યારે દરિયા દિલ માં જ બબોળે છે ત્યારે દરિયા વ દિલ માં છે અને શાંતિયાનું પમ્પ માળે છે અને શાંતિનું પમ્પ માળે છે સાધા દૂર છતા પાસે લાગે છે દૂર છતા પાસે લાગે છે યાદમાં બુધાય જે ભક્તિમારની શિન तेनी भक्ति मन नीन पहुँचेना तमने मंदिर सौरम पहुँचे नंदिर तोते तेरी ने हमने पहरावे तोते पैरी ने हमने पहरावे अणवी कसी तर खिला करियो खिलावे ज्यादा दूर छता पास लागे ज्यादा दूर छता पास लागे शर्वा शुद्ध मान शुद्ध स्पटीक समाय चाहूँ तारे जो लहूँ छो जा रे चाहू तारो गर्दन झुक रुदिया मा ગરદન ઝુકા મહારાજ રુધિયા મા દર્શન કરી લઉં છો દાદાજી દર્શન કરી લઉં છો ગરદન ઝુકા મહારાજ રુધિયા મા ગરદન મહારાજ રુધિયા માદાજી ના દર્શન કરી લઉં છો દાદા દર્શન કરી લઉં છો પ ને વ્યવસ્થિત ખોરે છે વ્યાપક કને વ્યવસ્થિત ખોડે છે દિવ્ય ચક્ષુ નોરેવ્ય ચક્ષુ નોરે દૂર છતા પાસે લાગે છે દૂર છતા પાસે લાગે છે जय सचिदानंद मंत्र न जय सच्चिदानंद मंत्र ना पुष्पो ने अविचन्न मारा पेहरावे अविछिन्न मारा શી લાગે છેૂર ચતા પાછે છતા પાછે દૂર ચતા પાછે દૂર છતા પાસે લાગે છેદા દૂર છતા પાસે લાગે છે जय सच्चिद व्यापक ने व्यवस्थित होने आप व्यवस्थित शक्ति जो काम करेर नीचे आसपास चौपास बदेज ए संबंधों दुनिया में संबंधोए कर संबंधों ज्याज दरेकना व्यक्ति व्यक्तिगत संबंधों मन की वाणी थी ने काया थी मन वाणीना એમાં મન એટલે અંતઃકરણ અને વાણી એટલે વ્યવહાર અંતને બાર એવ રીતે અને કાયા એટલે કાયા રીતે બધી આ બધા સંબંધો છે એટલે વ્યવસ્થિતને પ્રમાણે પછી બધા સંબંધો એકબીજા સાથે ગમે તે હોય જેટલો હિસાબ હોય એ બધા રહેવાના જ છે એને વ્યાપકને વ્યવસ્થિત કરે છે એટલે વ્યવસ્થિત આ ખોરી એટલે વ્યવસ્થિત હિસાબે બધું હેપનિંગ થયા કરે સંબંધોમાં વ્યવસ્થિત શક્તિ એ શક્તિ સ્વરૂપે જો હેપનિંગની પાછળ ના હોત તો આ હેપનિંગ એ થઈ શકે નહીં કોઈ પણ હેપનિંગ શક્તિની ગેરહાજરીમાં હોઈ શકે નહીં શક્તિ એટલે સામાન્ય આપણે પાવર સમજીએ છીએ રાઈટ કે નહીં આપણા વિજ્ઞાનના યુગમાં આપણે આ લીલેક્ટ્રીકની લાઇટ છે આ પંખા ચાલે છે આ બધા સાધનો ચાલે છે એ પાવર કંઈક શક્તિથી જ ચાલે છે ને સમજ परतु अक्ति को अपना इन एड्जोस्टेबल शक्ति में आप ऊँची लाई जीववा ऊँची लेवाई गई थी एना जन्मया कि जेना जीवी जाइए शक्ति करती शक्ति ऊँची लीधी थी ए शक्ति क्या स्टोर तो थी एर थे शक्ति करी सकी जन्म कई रीते पावा क्या कहो मांप जन्म आपके कहेंप जन्म कई रीते थे मां बाप ना बात तो कई रीते थे आ बाप एम जन्म ए तो एक निमित्त है आख्यापक व्यवस्थित खोरे एट्ली एम शक्ति पूराई अपनी जन्म पाट એ માબાપ જે છે તે મળવાના એ પ્રકાર એના છે ગોઠવણી છે એટલે મા પહેલા હોય કે આપણે પહેલા અહીંયા જન્મેલા સમજી લેવાનું આવે આપણે આયા જ છે તમે એટલે શક્તિ પ્રમાણે તમને મા બાપ જાય મહિર ભગવાનને એવું હતું ત્યારે એમના આખા પ્રોજેકશન એ પ્રકારે હતું એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણ પ્રકૃતિ તરફ અને ગુણો તરફ એમને થોડું રહ્યા કરતું હતું એના કારણે ત્યાંથી હોવાનું પણ થયું ત્યારે ગર્ભધારણ દેવમાતાના પુખે થયું ઋષભ દત્તજી ઋષભાનું કહેવાય એમના પતિદેવ એમના કોણ આવ્યું અબાદો અવાદો અવાદો અમની પુખે થયો ગર્ભધારણ અને गर्भराया पी ए फॉर्मेशन है आखिरशन आख ट्रांसफॉर्म थी त्रिस्ला मना त्रिस्ला मना त्या जाए ए, आओ आई गया महुरीजी छूटी दी बस बैसे तो बाप त्रिशला माता जुओ जन्म पा त्रिशला माता ने कुखे, कृष्ण भगवान देवती माता ने जन्म ले छे અને પોષણ થાય છે જુઓ તરત જન્મ થયા પછી વ્યક્ત જાય છે આ જુઓ વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે એટલે જેવો વ્યાપ છે આપણો જન્મ પામનારનો એ વ્યાપ એ પ્રમાણે એનું વ્યવસ્થિત અને ખોળે છે એટલે કે એના આખા જીવન દરમિયાન એનું જે બનવા કાળ પડું હોય હેપનીંગ પાર્ટ આખો હોય આખા જીવન દરમિયાનનો એ બધો વ્યવસ્થિત શક્તિના જીને હેપન થયા કરે શું એટલે હેપન જે થઈ શકતું હોય હેપન થયા કરતું હોય એમાં ક્યારે પણ આપણે કરવા પણ શકે નહીં એવું સમજાય છે હેપન થતું હોય એમાં એ હેપનિંગને હું લુઈંગ કરું છું લુઅર ડુઅરશીપથી હાઉઝ ઇ પોસિબલ હેપનિંગ એટલે આખા લાઈફમાં વોટ ઇઝ હેપનીંગ એ તો સમજી શકાય એવી વાત છે આજના કોઈ પણ આજના જમાનામાં ભણેલા જમાના વિજ્ઞાનના જમાનામાં તો એમાં આજનું સમજાતું બહુ અંદરથી શાંતિ રહે સમજાય છે એટલે નેચરલ પ્રોસેસ છે આખો શું કહ્યું એટલે વ્યાપકને વ્યવસ્થિત ખોરે છે એટલે વ્યવસ્થિત ખોરે છે એટલે વ્યવસ્થિત એવું નથી બધે ફરી પરંતુ નેચરલ કુદરત એને જ કહેવામાં આવે છે એ કુદરત એટલે કુદરતી સ્વરૂપે એનો હેપનીંગ પાર્ટમાં એ આખું કુદરતી સ્વરૂપે છે संजोग ने भेड़ा करवर एक बात साहेब कूदरत क्दरत शू काम करे कि ज्याज्याप हो प्रमाण संजोगों भेड़ापण कर संजोगों भेड़पणू करे ये संजोगों भेड़पणु बिगिनिंग थे भेड़पणूँ पूर्ण बिखरावा चालू पास न समझ भेड़ापोणू थी એને ટકવાનું હોય એટલું ટકાઈ ખરું પણ દીખરવાનું ચાલુ થાય ખરું પ્રોસેસ ચાલુ થાય બધો સંજોગોનો નિયમ જ છે કે જે કમિંગ ટુગેધર થાય તે ડિસ્પર્સ પણ થઈ જ જાય પછી રહી શકે નહીં પરપેક્સ્યુઅલ નથી એમાં તો સમજાયું વિચાર આવે એ પરપેચ્યુઅલિટી નથી ને એમાં આવે જાય આવે ને જાય આવે ને જાય સમજાયું આવું કે બધું સાયન્સ છે આખું બોડી હ્યુમન બોડી એ બહુ પરફેક્ટ સાયન્સ છે આખું લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરીએ અને આપણે સાયન્સથી સમજીએ માઇક્રોસ્કોપમાં જોઈએ આ જોઈએ તે જોઈએ એને સાયન્સ કહીએ છીએ અગર તો આ બોડી જોઈએ એને સાયન્સ કહીએ છીએ એનું આ જાતે જાતે સાયન્સ કહે છે ને એકચ્યુઅલી બેઝિકલી બોડી સાયન્સ છે એટલે આ બધા સાયન્સ છે નહીં તો બોડી સાયન્સ ના હોત તો કશું જ ના હોય આપ દસ નાખે રસીકભાઈ બેઝિકલી આ છે આપણું હેડ કોમ્પ્યુટર હોત નહીં તો આજનું આખું કોમ્યુનિકેશન ટેકનોલોજી વિકસીત ના હોત શું કહ્યું અને નથી વિકસીત તો પણ કોમ્યુનિકેશન ચાલતા હતા અને બહેનો મારે કહેવાય છે ને બહેનોનું ઇન્ટરનેટ બહુ પાવરફુલ હોય છે એવું છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ એનેટવર્ક કહેવાય છે નેટવર્ક આખી જામ હોય ને આવું છે બધું સાયન્સ એટલે વ્યાપક ને વ્યવસ્થિત ખોરે છે એટલે આપણું જ્યાં જ્યાં વ્યાપ છે એ વ્યવસ્થિત આપણું એના પછી અને દિવેચક્ષ એની લાણી ઢોરે છે દિવેચક્ષ્યા કરે હા કેવું પડે તો ભાઈ તમે આમ છે ચાલો મારો સવાલ છે કારણ કે એમને ઇન્ટરનેટ પાવરફુલ ના હોય તો સમાજમાં જીવી ના શકે જીવન દરેક થઈ ને તમે પુરુષો માટે ના કહ્યું તમે કહ્યું કે બહેનો ને ઇન્ટરનેટ પાવરફુલ હોય છે નેટવર્ક હોય ભાઈઓને પણ હોય જ ભાઈઓ અત્યાર બધું ભેગું થઈ ગયું બેસી કોઈ કોઈ ખબર ના પડે કે આ બધું સ્પીડ થઈ ગયું બધું ભાઈઓનું ખબર પડી જાય એ તો કુદરત છે ભાઈ કુદરતી એવું રાખે ને ડિફેન્સ ના જીવન ના જાય આવું ખરે છે કુદરતી છે કુદરતી રચના છે આ તો એમાં આત્માને કઈ દેવા દેવા નથી પણ આત્માની હાજરી બહુ મુખ્ય છે અત્યારે હાજરી એ જ જોવાનું છે આપણે કપડાં તો ગમે તે જુદા જુદા હોય એવું છે શું કહ્યું ચલો તમે આવી ગયા તમારી રાહ જોઈને બેઠા ઘરેથી પપ્પા મમ્મી કોઈને આવ્યું અચ્છા એ તો અહીંયા આવી ગયા છે એમને ખબર છે ખબર છે મહેરબાન જવાનું ને મહેરબાન શરીર બેન મેલબોર્ન જાય છે એમનો ત્યાં આગળ એમનો દીકરો છે દીકરો નહીં પાકા મેલબોર્ન માં છે અક્ષય નામ છે અક્ષય શામાંથી મુંબઈ વાત મુંબઈમાં જાય તો જાઓ ક્યારે રહે તો આવું છે અત્યારે સત્સંગ તો બે કલાક બહુ સારું ચાલ્યું બધું હું તમે પૂછવું જ કંઈ બોલો એનીથીંગ અંદર એનીથીંગ એનીથીંગમાં એક બે બોન છે જો વિધિ કરો સાહેબ તો તમે આવ્યા છો તો એક મંત્ર બોલાયેલી આપણે નાની પ્રાર્થના બોલાવી લઈએ અને પછી દસ મિનિટની ભક્તિ સુંદર કરાવશે આપણી પોતાની પોતાના ભગવાનની સુંદર ભક્તિ બોલાવશે આપણે પોતે પોતાના અંદરના ભગવાનને બોલાવશે એવી રીતે તો આપણે મંત્ર બોલીએ હા આખું બંધ કરી દેજો નમો વિતરાગા નમો વિતરાગા નમો અરિયંતાળમ નમો સિદ્ધાણ નમો આય રણ નમો નમો સાઉણ નમો નમો સિદ્ધાન નમો આય રિયા નમો વજ્રયાણ નમો લુ સવણમ નમો અરિયન્તાણો સિદ્ધાળ નમો વાયરીયાણ નમો વજ્રયાણમ નમોંતાળો સિદ્ધાણ નમો વજ્રયાણ સાવણમ નમો અરિયન્તાલં નમો સિદ્ધાન નમો વાય હરિયા નમો વઝ્રાયાણ લુ સવઢ નમો પરીહતાણ નમો સિદ્ધાણ નમો આયારીણ નમો વજ્રાયાણ નમો લુ સવણ એસો પંચનમુકારો ણા કણ મંગળ સ વસી પરમ હમ મંગલમ ઓ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવાં નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવા નમો ભગવતે વાસુદેવાય નમો નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુશિવાય નમ શિવાય ઓિવા નમ શિવાય નમ શિવા ઓ નમ શિવાય શિવા નમ શિવાય નમ નમસ્િવામ જય સચિદાનંદિદાન જય સચિદાનંદ જય જય સચિદાનંદ જયિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ પ્રાર્થના બોલાવો સિદ્ધાર્થ હે અંતર્યાની પરમાત્મા હે અંતરયા પરમાત્મા આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો આપ દરેક જીવ માત્ર બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે તે મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે हे शुद्धात्मा भगवान हे शुद्धात्मा भगवान हूं आपने अभेद भावे हूं आपने अभेद भाव अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छपूर्वक नमस्कार करूच अज्ञानताए कर अज्ञानताए कर दोषो कर दोषो सर्व सर्वदोषो ने आपकी समक्ष जाहिर करू छू खूब पस्तावो करूदयूर्वक खूब क्षमा प्रार्थु प्रभु क्षमा करो क्षमा करो क्षमा करो मैंने क्षमा करो क्षमा करो क्षमा करो फरी दोषो न करो दोषो नी आप मैं शक्ति आपो शक्ति आप आपो जुद्धात्मा भगवान जे शुद्धात्मा भगवान आप एवं कृपा करो के आप एवं कृपा करो के अमने भेदभाव छुटी जाए अमने भेदभाव छूटी जाए अने अभेद स्वरूप प्राप्त थाय अभेद स्वरूप प्राप्त अमेरा मैं अभेद स्वरूप अभेद स्वरूप तन्मयाकार रहिए तर रहिए जय सच જય સચી જય સચિલ દાદી જાહેરાત કરો સત્સંગ હવે પછીનો પરમપૂજ્ય દાદાજીનો સત્સંગ પરમ દિવસે મંગળવારે સવારના નવ થી દસ સુદન એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર તેજસ હાઇસ્કુલ પાસે ઇલોરા પાર્ક ખાતે રહેશે બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ બપોરના ત્રણ થી પાંચ સુધાબેન કમલેશભાઈ પટેલના નિવાસસ્થાને 47 सेवन शांति पार्क सोसाइटी अमित नगर वीआईपी रोड कार्यालय बाद जय सच्चिदान भगवान ना